पुरुषोत्तम परम दयाल के नाथ निरख्या भक्ति धर्म ना बाल के नाथ निरख्या सुखदाये सहजानंद के नाथ निरख्या सत्संग न सुख कंद के नाथ निरख्या अंगो अंग मिनाश के नाथ निरखलास पाथ निरख्या अंतरे उछाव के नया शोभे ચિન્ સોળ કે નાથ નિરખ્યા છે અવલોકે સુખ અતોુઠે નખમાય કે નાથ નિરખ્યા છે શોભે ઉર્ધ્વ રે ખૈ કે નાથ નિરખ્યા છે सुंदर सुवाला के नाथ छे, के ना छे, के नाथ 6-अरे दुंद निरख्या द्रगे देखी के नाथ निरख्या मरी धन्य कमाई लेखी के नाथ निरख्या कोमल कटी केवी के नाथ निरख्यांभी अरे ऊँडी ना भी गोल गंभीर के नाथ निरख्या નાથ નિપળ પાન સમસૂવાળું ત્રિવેળી પડે છે જો તેમાં કે પોયણ સમ શીતલ સુખ જેમાં કે નાથ નિરખ્યા છે कोयण समीतल सुख जेमा के ना छे भुजा जे मैया बड़े नाथ निरख्यारण भय तले के ना छे कंठ कंबू समल के नाथ निरख्या ना वचे तल કે નાથ નિરખ્યા છે કરણ હરણ દુખ ના કહીએ કે નાથ નિરખ્યા છે કે નાથ નિરખ્યા છે અરે વામ કાને બિંદુ શ્યામ અતિ શોભે શોભા ધામ કે નાથ નિરખ્યા છે શોભે શોભા ધામ કે નાથ નિરખ્યા છે શિખા સુંદર છે સારી કે નાથ નિરખ્યા છે નખ શિખા પર બલિહારી કે નાથ નિરખ્યા છે એવી મૂર્તિ મીરાથ મારી કે નાથ નિરખ્યા છે લવું અંતરે ઉતારી કે નાથ નિરખ્યા છે એ મૂર્તિ મીરાથ મારી કે નાથ નિરખ્યા છે લવું અંતરે ઉતારી લઉ અંતરે ઉતારી લઉ અંતરે ઉતારી કે નાથ નિરખ્યા છે નાથ ની રખ્યા છે કે નાથ નિ સુંદર મજાની ભગવાન ની મૂર્તિ સુખ સુખ અને સુખ ની ખાણ કહેવાય ભગવાને આવી મૂર્તિ પૃથ્વી ઉપર સુખનું મૂળ ક્યાંથી મળે શાસ્ત્ર માં એક વાત કહી છે के विपदों नपद संपदो नैव संपद विपद विस्मरण विष्णु संपद नारायण स्मृति विपदी ए विपत्ति संपत्ति अपने ये कही संपत्ति भाषा संसारी भाषा येनो आज भेद संसारी नी समझ आज मौलिक भेद नगर थी थोड़े दूर एक साधु झूपड़ी बांधी रहतो तो एवं जगह झूकड़ी बाधी थी कि ज्यादा त्रिभेटो त्रन रस्ताओ क्रॉस एट गूंचवाई जाता था, था।, को था। कई बाजू जवु कई बाजू जाइए तो अपने ठेका पोचीए गए अवश्यपण पे साधु ने ज पूछव पड़े कारण के वर्षो त्या बैठो तो चढ़े ना मार्ग भूलावे अवश्य कोई निकले पे साधु ने पूछे महाराज अरे आ तो गूंजवाड़ो आ रस्ते जाऊ आ रस्ते जाऊँ आ रस्ते जाऊ साधु के तेरे जाव क्या वस्ती नो रस्तो बताओ साधु के आ रस्ते चाल जाओ ते पोची जासो वस्ती किमीटर जले ज्याचे त्या मन मे हाई निकली जाए કારણ કે જ્યાં પહોંચે ત્યાં વસ્તી નથી હોતી સ્મશાન હોય છે અને પેલા સાધુ પ્રત્યે એટલી નફરત થાય કે આવા લોકો પણ ઊંધે રસ્તે ચડાવવામાં જઈને રસ એટલે ક્રોધમાં ક્રોધમાં પાછો આવે સાધુને ગગલાવે કે મહારાજ તમને ભલમન પૂછ્યું અને વસ્તીનો રસ્તા એ પૂછ્યો અને તમે સ્મશાનમાં મોકલ્યા સાધુ કે ભાઈ તમે પૂછ્યું ને વસ્તીનો રસ્તો કયો વસ્તીનો રસ્તો એજ છે એટલે મારા કઈ સમજો નહિ તો કે દરેક નો રસ્તો એજ છે તમને મારી વાત ન સમજાય ને કદાચ મને તમારી વાત ન સમજાય તો હું માથી માગુ છું મારી વાત તમને ન સમજાય તો તમે માથી માગો બાકી બધાનો રસ્તો એજ છે पी फरी साधुए कस्ती पूछो तो साची वस्ती तो त्याज वसे वस्ती ना अर्थ एसया पी खसव न पड़े वस्ती कहवा એટલે ત્યાં જે વસે છે એ પછી કોઈ પાછા આવતા નથી અને ત્યાંથી ખસીને ક્યાંય કોઈ જાતો નથી એટલે ઠરીઠામ થયેલા તો ત્યાં જ વસે છે એટલે મારી દ્રષ્ટિએ વસ્તી તો ત્યાં છે બાકી જ્યાંથી નીકળી જવું પડે એને વસ્યું કેમ કેવાય વસવાટકીરો કેને કહેવાય કે જ્યાં પછી ઠરીઠામ થાય ખરી વસ્તી તો એ જ છે અને કોઈ સાધુ ને એમ પૂછે કે તમે સ્મશાનનો રસ્તો કયા છે તો સાધુ ગામનો રસ્તો બતાવતો જાય તો ગામ આવીને ઉભું રહે એટલે વળી ખી જાય કે મહારાજ તમે આ શું કહ્યું હતું કે ખરેખર તો ત્યાં જ સ્મશાન નો રસ્તો છે કારણ કે બધા ત્યાંથી જ આ તરફ આવે છે અને જ્યાં મોત વસ્તુ હોય તેને સ્મશાન કહેવાય ખરેખર સ્મશાનમાં કઈ મોત હોતું નથી મરેલા આવે છે મરે છે તો ગામમાં લોકો ને સ્મશાનમાં કોઈ મરતું નથી એટલે ખરેખર સ્મશાન એ છે અને સાચી વસ્તી સ્મશાન છે साधुओं भाषा छो बेजिक मौलिक भेद साहित्य एम कहे किए छपत्ति खरेखर नहीं जेने अपने संपत्ति कही छे ये खरेखर खर खरे संपत्ति तो, तो भगवान भूलाया एज मोटी विपत्ति અને જેટલા ભગવાન યાદ કર્યા એટલી જ ખરી સંપત્તિ બાકી બીજી કોઈ સંપત્તિ ક્યા બઢિયા બાત બતાવી સાહેબ આટલું જો જીવનમાં સમજાઈ જાય ને તો જીવ સુખ્યો થઈ જાય પણ એ સમજવા માટે બીજા સાઠ સી ત્રેસી વરસ કદાચ નાખવા પડે તોય સમજાય તો સમજાય નહીતર નથી સમજાતું આપત્તિ આપત્તિ આપણે જેને કહીએ છીએ કે ના એ છે જ નહીં આપત્તિ પણ આપણને મનાય આપત્તિ આવે છે આપત્તિ વસ્ત્ર ન મળે તકલીફો આવે કોઈ વ્યક્તિ નજીક હોય મૃત્યુ થઈ જાય કોઈ જાત જાતની કઈ બીજી તકલીફો થાય ગરીબાઈ આવી જાય નોકરી છૂટી જાય આ મંદી નો પીરિયડમાં જાય શેર બજારના ભાવ ગગડી જાય આ બધી વસ્તુ છે ઘરે બારે થઈ જાય પોતાને ઘેરે પણ બધી સુખ સાહેબી આવી જાય પારણું બંધાતું ન હોય તો પારણું બંધાઈ જાય આ બધી આપણે સંપત્તિ એટલે કે સુખ માની છીએ અને જ્યારે જ્યાં સુધી संसार विपत्ति कहे संसार में जेने संपत्ति कहते हैं ज्यादी अपने संपत्ति विपत्ति मानी त्या सुधी भगवानपत्ति घर है ये क्य बुद्धि संपूर्णपण ठसावा बराबर आमा ते कोई अमेरिका जवाब तेजा कॉन्स्ल्यूशन अपी दीधो ટિકિટ ઓકે થઈ ગઈ છે બધાની વિદાય લઈ લીધી છે પાંચ વર્ષ તમે ત્યાં રોકાવાના છો ને ઘણા સોનેરી સ્વપ્નઓ તમે ઘડી લીધા છે આખો પરિવાર તમે નીકળ્યા છો જવા અમદાવાદ માં બધાની તમે વિદાય પરિવારની લઈ લીધી છે અને એક એક વસ્તુ ત્યાં આપણને શું ન મળે આપણા દેશની તો મીઠા લીમડાના સૂકા પાન સુધીની વ્યવસ્થા આપણે બેગમાં સંભાળીને ભરી છે મરચાં આ તે અથાણા ફરાળી ચીજ વસ્તુ જઈને પછી આપણને થવું જોઈએ બે પાંચ મહિના ચાલે એટલા સરસ મજાના નાગરવેલ પાન બંધાવીને લીધા હોય બધું યાદ કરી કરીને ટૂંકમાં લઈ લીધું છે કોઈ બંધાણી હોય ત્યાં હીરાલાલ બીડી ના મળતી હોયથી બંધાવી લીધી હોય એવી એક એક વસ્તુ બધા ઘરના બધા યાદ કરી છોકરા મમ્મી ની યાદ આપે મમ્મી પપ્પા ને યાદ આવે તમે આ લઈ લેજો તમે આ લઈ જ લઈ લેજો પેલું વિક્સ લઈ લેજો સૂંઘવાની કુકણી લઈ લેજો બધું જ યાદ કરી કરીને લીધું એક વસ્તુ ભૂલાવી જોઈએ આટલી ચીવટ આકા ઘરે રાખી છે કારણ કે પાંચ વર્ષ સુધી પાછું આવવાનું નથી અને ફાવી જાય તો પછી ક્યારે આવવું નથી આટલી જ તૈયારી આટલી જ ચીવટ આટલી બધી તકેદારી સાથે બધી વસ્તુઓ વેળી કરી કરી વેગોની વેગો ભરી છે બધાની વિદાય લઈને અહીંથી તમે નીકળી ગયા સીધા બોમ્બે તમે બાય ટ્રેન ગયા ઉતર્યા એરપોર્ટ ગયા બાર વાગે તમે ત્યાં પહોંચી ગયા વેઇટિંગ રૂમમાં જઈને પછી તમે એક વાગે એન્ટ્રી લઈ લીધી અને બોડીંગ કરાવવા માટે અને ટિકિટ રિઝર્વ કરવા માટે તમે કાઉન્ટરની લાઇનમાં ઊભા રહ્યા परिवार सभ्य तरह तदारीटोर्ट तो अहमदावाद आने विपत्ति कहवा के के कम्पेर में पानबीड़ा भूलाई जाए मीठा लीमड़ा पा भूलाई जाए कि बे जोड़ी मोजा भूलाई जाए कि बे जोड़ी कपड़ा भूलाई जाए ये विपत्ति कहवा ઇવન થોડા ડોલર વાટ ખર્ચી ના ભૂલાઈ જાય બધું મળે માગ્યું બધું મળે પણ પાસપોર્ટ અને ટિકિટ માગી મળે અને કોઈ સફર પણ થાય નહી તોરણે પાછું આવવું પડે અને ભૂંડું મોઢું થાય અને જે વિરોધી હોય અમદાવાદ માં ગયા હતા ને મોટે ઉપાડે ગયા ને હીરો ઘોગે જઈ આવ્યો જે ખરેખર ભૂલી ગયા હોત તો વાંધો નહોતો પણ જે ભૂલવા જેવું નતું એ ભૂલવાની જરૂર નતી એને યાદ રાખવાની જરૂર હતી કારણ કે ટિકિટ અને પાસપોર્ટ વગર કોઈ ઉડયન થવાનું નથી એમ ભગવાન ભૂલી ગયા તો કોઈ અક્ષરધામ વિન્ટર હાઉસ બીજી જગ્યા હોય ને એક છોકરાને બોમ્બે પરણાવ્યો હોય તો એ પણ ત્યાં આપણે ઉતરવા થાય કામકાજ થાય ને બધી વ્યવસ્થા સાથે આપડે બધી જ વસ્તુઓની તકેદારી સાથે આખી ગ્રહ થઈ જમાવી હોય એમ ખરેખર જન્માષ્ટમી નો મેળો લાગ્યો હોય અને લાખો હજારો માણસો જોવા માટે ઉમટ્યા હોય એમાં મમ્મી પપ્પા સાથે પાંચ સાત વર્ષ છોકરો પણ હોય અને છોકરો પપ્પાની મમ્મી સાથે ફરતો હોય પણ એને એમ છે છોકરાને પાંચ સાત દસ વર્ષના છોકરાને જોવા એટલું જોઈ લેવું છે ખવાય એવું સારું સારું ખરીદી લેવું છે ત્યાં બેસીને ખવાય એવું ખાઈ લેવું છે આવી બધી એટલો બધો મશગુલ થઈ જાય છે અને એમાં જ એ પોતાના મમ્મી પપ્પાને ભૂલી જાય છે અને છોકરો છૂટો પડી જાય છે તો એની બધી જ મજા મેળાની બગડી મા આંગળી પકડી હોય તો કોઈ વાંધો નથી આંગળી મૂકી દીધી એ જ મોટી વિપત્તિ એમ સંસારનો પણ આ મેળો છે હજારો લાખો કરોડો માણસો સાથે આપણે જોવા માટે આવ્યા છીએ એમાં બધા જોવાનું બાકી ના રહી જાય હવે આપણે સ્લમ ડોગ મૂન્યંદર તો જોઈ જ લેવું છે હા ટ્વેન્ટી ટ્વેન્ટીની એક મેચ જાવી ના જોઈએ ડે એન્ડ નાઇટની હોય તો શુક્રવાર કુમાર ગોલી પણ આપણે જોઈ લેવું છે આ ખાઈ લેવું છે જોઈ લેવું છે પેરી લેવું છે ભોગવી લેવું છે આ બધું જ કરી લેવું છે પણ એમાં આપણા માવતર રૂપ ભગવાનની આંગળી જો આપણે મૂકી દીધી તો પછી આપણે ક્યાંય ના રહેવાના નથી ખરી વિપત્તિ છે પેલી કોઈ વિપત્તિ નથી અમદાવાદ પ્લેટફોર્મ ઉપર એક જણો માંડ માંડ દોડીને આવી ને પહોંચ્યો અને એમાં ટ્રેન ચડી ગયો ટ્રેન તાત્કાલિક ઉપડી ગઈ બે દિના એક સેકન્ડ મિનિટમાં ઉપડી ગઈ ટ્રેન ટ્રેન સળસડાટ વેગ પકડી લીધો અને એ જે ભાઈ હતો એની સાથે જે છોકરો મારવા જ મીડ્યો પાડોશી જે બધા બેન્ચિસ ઉપર બેઠા હતા બર્થ ઉપર એ બધા જોઈ ન છે ક્યાં એ કીધું ભાઈ તમે પોલીસને બોલાવીને હેરાન કરી મૂકીશો અને નાના છોકરા ઉપર આવી તો તૂટી પડો છો તો બે સાનુ તને શું ખબર પડે અને મારે ની તો શું કરે ટિકિટ ચાવીને ગળી ગયો છે મારે નહી આરતી ટિકિટ ચાવી એ પણ અરે તમે છોકરાને એમ કરશો તો હેરાન કર તું શું મને હેરાન કરવાનો હતો એક તો આ ટિકિટ ચાવી ગયો અને બીજું જવાનું તું બોમ્બે ચડી ગયો છો દિલ્હીની ટ્રેન તું મને શું હેરાન કરી નાખવાનો હેરાન કરીને તું મને હેરાન શું કરી નાખવાનો અરે ભાઈ ગમે ત્યાં હોય તોડી નાખવું તો પ્લેટફોર્મ કોચા સગા હોય એ જો છૂટી જાય એ જ મોટી વિપત્તિ આપણા સાચા સગા ભગવાન અને ભગવાન સંતો ભક્તો છે जय भूलाई जाए त जीवन में खरी विपत्ति गणाय बाकी कोई विपत्ति नहीं बड़ी विपत्ति भगवान टाई बी विपत्ति संसार भगवान कृपा थे आशीर्वाद ऐसी टाड़ी है भगवान भूली गो ए विपत्ति कोईए टाड़ी नहीं टाड़ी शक्य नहीं मोटी विपत्ति आगवान भूलिया तो मोटा मोटी અને જે ક્ષણે જેટલા ભગવાનને યાદ કરી લીધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બસ આ સંપત્તિ ત્રણ નામ લીધા ને એ સંપત્તિ ખરામ ખરી સંપત્તિ એ છે ભૂલના પરિણામ તમે જોવો ભગવાન ભૂલાના આપણને એમ થશે કે આપણે ક્યાં ભૂલીએ છીએ આપણે તો બધા જ ભગવાનને રસ્તે છે બસ આ એક આપણો મોટો ભ્રમ હોય છે गफलत हो भ्रम करता क्यों गफलत हो भगवान ने मार्गे जरूर है के भगवान याद रे बाकी के भूलाय भरत जी महाराज ने ते बात सां ભાગવત ની પ્રસિદ્ધ વાત છે વચનામૃત માં પણ સત્તર માં શ્રીજી મહારાજે એમને યાદ કર્યા છે ભરતજી મહારાજ ચક્રવર્તી રાજા રાજ્ય છોડી વનમાં ગયા મહાતપ કર્યું ભગવાન પ્રસન્ન થયા ભગવાન એકાકાર હતા પણ એક મૃગના બાળમાં એવા બંધાયા તો શું ભજન નહોતા કરતા ત્યારે ભજન તો કરતા જ ભગવાન ને યાદ કરતા પણ આ પેલા મૃગ બાળમાં હતી હરણમાં એવી રીત જામી ગઈ કે સહેજ પણ એ હરણ ઉછેરીને મોટું કરેલું એટલે મમતા બંધાઈ ગઈ એટલે એમ થાય કે પાસે હોય તો મજા હરણને પણ એને ઉછેરીને બચપણથી મોટું કર્યું એટલે એને પણ એને પ્રત્યે બહુ ભાવ પણ આખરે હરણ એ જંગલનું પ્રાણી છે એટલે બીજાની સાથે ફરવા તો ચાલુ જ જાય અને ઘાસચારો ચરવા માટે પણ દૂર દૂર જાય પણ ભરતજી આકુળ વ્યાકુળ થઈ છે જો ભગવાન ભૂલ્યા ભગવાન ને આમ ભજન જ કરે છે આખો દિવસ કરતા જ કરે જેમ નથી છોકરા બાજુ બેસાડી પછી પૂજા કરતા આપણે એટલે તમે અમે નઈ એ હરણ જ છે ને એ હરણ છે પણ દેખાતું નથી એને જે શીંગડું પૂંછડું છે એ આપણને દેખાતું નથી બાકી હરણ જ છે ભગવાન ભૂલાવે એ હરણ આપણી ભગવાનમાં લાગેલી ચિત્તવૃત્તિનું જે હરણ કરી જાય એનું નામ હરણ હવે ભગવાન ભૂલાય છે ભગવાન નું ભજન કરે છે પણ આ મૃગલામાં છે भगवान नजन तो करे आशक्ति परिवार आशक्ति दीकरा शक्ति स्त्री आदिक आशक्ति व्यवहार में छेत बद त्याजा पाठ करता करता बढ़ु स्मरण थे तो ये मृग बाड़े आशक्ति त्या लगे भगवान भूले एटलेटला भगवान भूलिया भरत महाराज तो शु थ કે આખરે એમનો અંતકાળ આવ્યો દેહ પડી ગયો તો બીજો જન્મ એને હરણ નો થયો મૃગ નો અવતાર આવ્યો આ વિપત્તિ જુઓ એ હરણ દેહ પડ્યો પછી બીજો પાછો બ્રાહ્મણ જન્મ આવ્યો ત્રણ જન્મ થયા ત્યારે ફરી પછી ભગવાનની સાથે મુલાકાત થઈ વિપત્તિ કેને કહેવાય આટલો બધો ચક્કર માં નાખી દે સુખ તો કદાચ મળતું જ હશે હરણ બાળે ની નજીક આવે તેને સુખ તો આવતું જ હશે એમ સંસારમાં જેને ચાહ્યા હોય એવા કોઈ પણ વ્યક્તિઓ પાત્રો વસ્તુઓ એ મળે તો સુખ તો જરૂર થાય પણ થોડાક સુખને માટે વિપત્તિનું ચક્કર કેટલું બધું મોટું આવી જાય કે એની કોઈ ગણના થઈ શકે નહીં જત જાતના પછી એટલા બધા આપણે એવી જ રીતે કંઈક ભગવાન ભૂલ્યાશું ત્યારે જ્યાં બેઠા હશું ને કેટલામાં એવી રીતનો ભૂલ્યાનો જન્મ હશે એ તો હવે કોને ખબર છે જ્યારે જ્યારે આવું હશે ત્યારે વળી પાછા ક્યાંક આસક્તિઓથી ફેટકા भटकिया भूलिया तरह वही पाचा आजे जन्म लैने खरा दिल खरी नीत थी खरी एकाग्रता थी खरी स्ने भगवान भजय तो अच्छा बैठाज नगवान भूलिया हजी भटकीये एटले ना भूल देखा मोटी विपत्ति है भगवान भूली जाए ये भूल छपत्ति तो ये विपत्ति तेरेज आ દ્રૌપદીનો પ્રસંગ જાણીતો છે જાણીતામાં વાત આપણે નવી ખોડવાની હોય છે એને જયારે દુતમાં જુગારમાં હારી જાય છે પાંચ પાંડવો અને ભરી સભામાં પછી દુશાસન ને દુર્યોધન કે જાય એને પકડી લાવે અને પછી દ્રૌપદી લઈ આવે જાય છે ને દ્રૌપદી ને જયારે ખેંચી અને રાજસભામાં લાવવા માટે દુશાસન પ્રયાસ કર્યો એ જ ક્ષણે જો દ્રૌપદી હા કૃષ્ણ દ્વારિકા વાસીન ક્વા ઇમારિકાધીશ હે કૃષ્ણ તું ક્યાં છો એ જ વખતે જો દ્રૌપદીએ પુકાર કર્યો હોત તો ત્યાં ત્યાં દુશાસન ઢગલો થઈ જાય અને દ્રૌપદી રક્ષા થઈ જાય પણ દ્રૌપદી ભૂલી ગયા જો વિપત્તિ જુઓ દ્રૌપદી જેવા સતી આવા ભક્ત સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ સાથે આવો મૈત્રી ભાવ એવો સ્નેહ પણ વિપત્તિ આવી છે છતાંય ભગવાન ભૂલી ગયા છે અને એને યાદ છે પણ ત્યાં ભીમ બેઠો છે ત્યાં યુધિષ્ઠિર મહારાજ અર્જુન બેઠા છે આ પાંચ પાંડવ મારા પતિ છે એ બધા બેઠા છે અરે ઋતરાષ્ટ્ર હશે વિશ્વ દાદા હશે કૃપાચાર્ય કુલગુરુ હશે આ બધા બેઠા હશે તું મને ત્યાં લઈને જાય છે પણ તું હમણાં તારી શું વલે થાય છે એટલે ભગવાન યાદ આવ્યા નથી પણ બીજા લોકો યાદ આવ્યા છે એટલે દ્રૌપદી પોતે પોતાની હાથે સાડી પકડી રાખે છે કે હું બચાવી લો મારી ઇજ્જત અને દુશાસને જેવો ઝોટો માર્યો અને દાંત અને હાથમાં પકડેલી સાડી ખસી ગઈ ત્યારે નાભી એમ કે હવે તો કૃષ્ણ સિવાય કોઈ નથી અને ત્યારે હે કૃષ્ણ ક્ર બોલ્યા ત્યાં વ્યમ આવી ગયા એક છે અરે છે હરી એક નવી સાડી ભાઈ સાવ નવા રંગની દ્રૌપદી અંગે ધરી ક્યાંથી લાવ્યા કઈ મિલ નું નવસો ને નવાણી ફાવડીનો ઢગલો કરી દીધો પણ પછી તો રક્ષા થઈ થોડા દિવસો ગયા સાંત્વના મળી દ્રૌપદી ઘા ભૂલાતો નથી શ્રી કૃષ્ણ ખાલી માટે મળવા આવ્યા છે વાત કરી જમાડ્યા બેઠા દ્રૌપદી બધા ખસ્યા વળી પૂછ્યું કૃષ્ણ તમે મને કેવીક ચાહો દ્રૌપદી પ્રાણ થી વધુ તને ચાહો તમારા પ્રાણ થી પણ વધુ ચાહો હા तो ए दिवसे दुर्योधन मैंने नग्न राजसभा अरे देवी मैं क्या मोड करोड तो ते करू बोलिया त्या गया ये तो मारो नमूनो सामे मैं अर्धाक्षर न फल आप હજી મેં એમને બે અક્ષર નું ફળ તો મારી અહીંયા બાકી જ છે આપવાનું તમને બાકી નાભીમાંથી તમે બોલ્યા છો એ અર્ધા ક્રૂ બોલ્યા એનો અર્ધા ક્રૂ નો જ મેળવ્યું છે કેવી રીતે આવી શકું વિચારો તમને એમ હતું મને આ બચાવ છે ભીમ ઉભો છે ને અર્જુન ઉભો છે જેની સામે કોઈ ના જોઈ શકે ભીષ્મ દાદા તો બેઠા છે પછી તો કોઈ સવાલ નથી આપડી કુળ વધીઓનો જવાની આ બધું તમારા મનમાં હતું પણ કોઈ આવ્યું ત્યાર પછી યાદ કર્યો છે એટલે આ વિપત્તિના ઢગલા હતા બાકી મને યાદ કરે અને વિપત્તિ અંધકાર બે સાથે ન મળે એમ ભગવાન સ્મરે અને વિપત્તિ હારે કોઈ દિવસ બને જ પણ આપણે આપણે ભૂલી જતા હોય છે એટલે નરસિંહ મહેતાના ઘરમાં કઈ નહોતું જુઓ તમે કઈ કઈ નહોતું કઈ गर्थ मारू गोपीचंदन तुलसी हे मनो हार अरे साचो नाणू मारे मा जांज के सामला गिर कमे बिचारा बोलो तो ई शू छे खबर छे अरे हाँ तब हू कई लो ते दामोदर न गुण लाग દામોદર ના ગુણ લે ગાતા હોય લે ગાતા કોણ બોલે છે તમે જો ના ઘર માં દ્રષ્ટિએ વિપત્તિના ઢગલા છે આમાં એવો કોઈ બેઠો નથી જેની હાલત નરસિંહ મહેતા જેવી હોય સાચું બોલજો આવો એક પણ નથી એમ જ્યાં ગાયે ત્યાં તો આંખ માંથી આસુ પડે કે બાપા એ બાપા અમારા જેવા કોઈ દુખિયા એ નહી કા છે અરે છોકરાનો હક પણ થતા નથી એ સુખ છે ઉલટાનું પણ હવે દુઃખ માયનું છે તો એ તો બધી પરિભાષા વાત છે ને આ તો માનવાની વાત છે પણ કેવો આપણે કોન્ટ્રોવર્સી કેવી દેખાય છે જે નરસિંહ મહેતાની પાસે આપણે જોઈ શકીએ છીએ કે દુઃખ દુઃખ ને દુઃખ આપણી દ્રષ્ટિએ છે સૌ ખાવા ના હોય છોકરાને વરાવા ફાફા હોય બાપ શ્રાદ્ધ કરવા માટે પચાસ ગ્રામ ઘરમાં ઘી ન હોય અને ઈ એમ કે છે કે દુખિયા હોય જ નઈ ગોવિંદ નું ભજન કરે અને દુઃખ હોય જ નહીં આપણે ફરિયાદ એવી છે આમ જાળી પકડીને હલાવી નાખી એટલું હરે કૃષ્ણ મહારાજ ની ગોપીનાથજી કેટલી પદયાત્રા કરી આપડે એ કેફ થી નથી કહી શકતા કે ધામોદર ના રે ગુણ લારે ગાતા અરે ના રે તો હોય ના રે દુનિયાની દ્રષ્ટિએ કેવાતી ના ડુંગરા મારા કાચું અને કાચી કેરી જે ખરી જાય એને ચીરી મીઠું મરચું ભરતી અને પાકી કેરી હોય એને વાલા દીકરા જેમ પંપોળે પાકવું તો પડે તો જ ભક્તિ ત્યારે પાકી કહેવાય બાકી આ તો ઊંટિયાના બેસણા જેવો સાધુ સંતો સત્સંગમાં કયો છે કે આ સંસાર ઊંટિયાના બેસણા જેવો છે ઊંટિયાના બેસણા ઉપર તમે બેસો મારે હલવું નથી શક્ય જ નથી એ તો તમારા આમ કરવું જ પડે સવાલ જ નથી બોલો એક તો આડું હોય જ કે આમ બેઠું હોય એ ફિટ થાય જ નહીં સર એટલે દુઃખ જેને આપણે કહે છે દુઃખ નથી ને જેને આપણે સુખ કહીએ છીએ ભગવાન ની સ્મૃતિ ભૂલાય એ જ મોટી વિપત્તિ છે અને સાહેબ પરિણામ જુઓ તમે આખું મહાભારત યુદ્ધ પૂરું થઈ ગયું અને છેવટે તમે જોવો છો કે કૌરવ પક્ષે ક્રતવર્ અસ્વસ્થામાન કૃપાચાર્ય ત્રણ બચ્યા દુર્યોધન ને જાંગ ભાંગી નાખી છે એટલે એ રણ પડ્યો છે પ્રાણ જતા નથી અંધકાર જામી ગયો છે હિંસક ક્રૂર પ્રાણીઓના ક્રૂર અવાજો સિવાય કઈ જ રણ સંભળાતું નથી અને મળદાઓને ચૂંટીને ખાવા માટે રાની પશુઓની ચિત્કારો સિવાય કઈ દેખાતો નથી એવામાં ત્રણ જણા દુર્યોધન ને ખોલતા ખોલતા આવે છે અને દુર્યોધન ની પાસે આવી અસ્વસ્થામાં ભીમનું માથું લાવી તો મારો જીવ જાય અને એ વખતે પાછો એને સરસેનાધિપતિ સ્થાપે છે અને પ્રતિજ્ઞા કરે શું લાવી દો અને ત્યારે તમે જુઓ છો ત્રણે જણા પછી જાય છે યુદ્ધ પૂરું થઈ ગયું છે કઈ કરવું ન જોઈએ સાથે સુતા છે એ જ રાવટીમાં સુવાના હતા આ બધા પાંચ પાંડવો બધા ભગવાને કુનેથી પાંચે પાંડવોને યમનાની રેતી ખુલ્લા આકાશમાં સુવા લઈ ગયા એને ખબર છે શું એટલે ભગવાન શા માટે થવા દે છે એ આપણી બુદ્ધિથી પર છે પણ થવા દે છે તો થાય છે જાણે છે એ તો નક્કી છે અને જે આટલો સમર્થ હોય જાણતો હોય તો અટકાવી પણ શકે એમાં કોઈ જરાય શંકા સ્થાન નથી છતાં પણ એ પાંચે પાંડવોને લઈને યમુનાની રેતીમાં સુઈ ગયા અને અહીંયા પેલો અસ્વસ્થામાં એ બધા આવ્યા જણા અને જોયું તું માથે વળીને સુતા હતા તો જોયું કે ધૃષ્ટ ધ્રુમ હતો મોટો હતો લાગ્યું કે આ ભીમ છે અંધારું હોય ને બીજા સુતા હતા પાંચ જણા પાંચે પાંડવો એક એક દીકરો હતો દ્રૌપદીના પાંચે દીકરા એક સૂતા અને એમાં આછા અજવાળામાં એ અસ્વસ્થામાં અંદર પ્રવેશ્યો અને ધડાધડ પાંચે અને પાંચે પાંડવો માની ને પાંચે બાળકોના અને ધૃષ્ટના ભીમ માની ને માથા કાપી નાખ્યા અને એનું માથું લઈ લીધું ભીમનું માથું હા ભીમનું મારા જીવને ગતિ થાય માથું હાથમાં લીધું અને ભીમે દુર્યોધને ભીમનું માથું પોતાના માથે ઓશીકુ જે મૂકે કરવા માટે ઓછી માટે હજારો સહસ્ત્ર ટુકડા થઈ ગયા અને દુર્યોધન નિર્બળ અવસ્થામાં બેઠો થઈ ગયો દુષ્ટ અધમ આ કોનું માથું કાપીને લેવો છો કેમ ભીમનું ભીમનું માથું ના હોય ભીમનું માથું હોય તો મારા માથાથી એના ટુકડા પાંચ જણાને જે કાપીને આવ્યો છે એ પાંચે પાંડવોના પાંચ દીકરાઓ છે એ વખતે દુર્યોધન બોલ્યો કે નરાધન તે કુળ બીજનો પણ નાશ કરી નાખ્યો આ આ તારે કૃત્ય કરવાનું હતું અને પછી એને બલોપાતમાં પ્રાણ છોડી દીધા આ ઘટનાને અહીંયા મારે નથી કેવું સવાર પડી છે દ્રૌપદી હાલત દ્રૌપદી જે આના ઉપર તો આખો ભારત વર્ષ નો બીજ કહેવાય એ પાંચે દીકરાઓ કપાઈ ગયા વિજય મળે તોય શું વિજય ન મળે તોય શું અને દ્રૌપદી છાતી પીટી છે करुण आक्रंदक करो तरह वेली सवार था लीधे हजी गाढ़ा पांडव भगवान श्रीकृष्ण सब द्रौपदी चित्कार एकदम द्रौपदी नो अवाज जो अल पांच पांडव बैठा थी गए के को सती रड़े एकदम दौड़ा ज्या जुए द्रौपदी नो आक्रंद चौधार असरु પાંચે ના છે એના મળદાઓ કપાયેલી હાલત આ કોને કર્યું અજાણ્યા થઈને શ્રી કૃષ્ણ એમ કહે છે કે કોણ હશે અને અર્જુને પ્રતિજ્ઞા કરી જેવું હોય એને હું એને મારા વગર ન છોડું ભીમ તો ઉતાવળો થી પાછળ દોડ આ કૃત્ય બચેલા અસ્વસ્થામાં સિવાય કોઈ ન હોય જો સૌથી પહેલા ભીમ સમજી ગયો છું ભલે એને કઈ અક્કલ વગર નહીં એના કોઈ નામ નથી આ અસ્વસ્થામાં સિવાય બીજો કોઈ નથી અને હા એ જ છે ભીમે બતાવ્યું આ પગલા એના જ છે પછી આખી કથા તો જે છે બહુ કરુણ કથા છે એને લાવે છે દ્રૌપદી જ પછી એને માફ કરે છે પકડીને લાવે છે ને અસ્વસ્થામાં ને અર્જુન પકડીને લાવે છે ભગવાન શ્રીકૃષ્ણ લઈને દોડ્યા છે કે ભીમનું કામ નથી પેલા એની પાસે બ્રહ્માસ્ત્રો છે અને દ્વંદ્વયુદ્ધમાં ભીમનું કામ છે ગદા પ્રહારનું કામ છે પણ બ્રહ્માસ્ત્રોની સામે ભીમનું કઈ ગજું નથી આપણે ભીમને ખોઈ બેસશું માટે આ ચાલો અને અર્જુનને લઈને ભગવાન દોડ્યા છે અને પછી અસ્વસ્થા મને બનાવીને દ્રૌપદી લાવ્યા અને એના પગમાં એક પશુ બાંધ્યું હોય અને ઘા કરે બલીને માટે એવી રીતે અસ્વસ્થા દ્રૌપદીના ચરણમાં અર્જુને અસ્વસ્થા ઘા કરી છે દેવી આ તમારો ગુનેગાર અપરાધી ત્યારે દ્રૌપદી સ્વસ્થ થઈ ગયા છે મુંજ પાર્થ મુંજ મુંજ છોડી દો છોડી દો છોડી કેમ છોડી દો એને તમે મારી નાકશો ની મારાથી જોવાશે નહી આને દયાની મૂર્તિ કહેવાય આને જ દૈવી જીવો કહેવાય આને જ સાત્વિક કહેવાય અને આને જ ભગવાનના ભક્ત કહેવાય પાર થઈને છોડી દો આજે જેમ હું દીકરા વગરની માં આજે હું રડું છું એમ એને તમે મારી નાખશો તો એને પણ એકની એની મા દીકરો છે તો એ અસ્વસ્થા માં દ્રોણ પિતા તો ચાલ્યા ગયા છે અને માં છે યા દીકરાનો વધ થઈ જશે તો એ બિચારી માની હાલત દીકરા ગુમાવે શું થાય હું જાણું છું મારે મારે એવી હાલત ગૌતમી કરવી નથી માટે મૂંચ મૂંચ પાર્થ મૂરી મૂંચ છોડી દેવું એ ભલે સ રહે ભલે સપુત્રી રહે એ પોતાના પુત્ર નું ભલે સુખ ભોગવે મારા ભાગ્યમાંથી ભલે ગયા પણ મારે બીજાના દીકરાઓને ચૂંટવી લેવા નથી આવી કરુણા એ ભક્તોના હૃદયમાં જ વસતી હોય છે એને જ ભગવાન આધીન હોય છે પણ પછી પાછી દ્રૌપદી ઢગલો થડી પડ્યા અસપથામે છોડી દીધો છોડી દીધો એનો મણી લઈ લીધો એને ભગવાને પોતે શાપ આપ્યો છે શ્રીકૃષ્ણ તો રથ નથી રહી શક્યા દ્રૌપદીએ માફ કર્યા પણ ત્યારે શ્રીકૃષ્ણ માફ કર્યો પણ જયારે એને છેલ્લો જેને પેલા અભિમન્યુ એનો ગર્ભ એની ઉતરા પત્ની અર્જુનનો દીકરો અભિમન્યુ અભિમન્યુ પત્ની ઉતરા એના ગર્ભમાં પરીક્ષિત મહારાજા હતા પાંડવ બીજ છે ને એને બ્રહ્માસ્ત્ર ફેંકીને અસ્વસ્થામાં જતા જતા ત્યાં પ્રહાર કર્યો અને પરીક્ષિતનું મોત કરી નાખ્યું ગર્ભાવસ્થામાં અને મરેલો પરીક્ષિત જની માતા એને ભગવાન શ્રી કૃષ્ણ જીવન આપીને બેઠા કર્યા છે અને એ પરીક્ષિત છે પણ જયારે આ ભગવાને જાણ્યું ને કે અસ્વસ્થા મેં પ્રયોગ કરીને આ ગર્ભાવસ્થામાં પાંચ પાંચને મારી નાખ્યા ને સગર્ભા ઉતરાય એના ગર્ભમાં આ બાળકને મારી નાખવા સુધી આ હૃદય ગયો ત્યારે ભગવાને પછી માફ ન કર્યો અને અત્યારે પણ હજી અસ્વસ્થામાં ભટકે છે શાશ્વત યુગ સુધી કલ્પ સુધી અસ્વસ્થામાં ભટકતો ભગવાન શ્રી કૃષ્ણ અગ્નિ જલતી હશે અને તું પળપળ માટે મરવાનો વિચાર કરતો હોય પણ તું કલ્પો સુધી મરી નહીં શકે જા આ મારો તને સાપ છે કેટલી વેદના હશે ભટકે છે અત્યંત પીઠ છે ત્યાં ત્યાં અસ્વસ્થામાં ભાગવત સાંભળવા આવતો એવું કહેવાય છે આપણા ધર્મદેવને પણ અસ્વસ્થામાં મળ્યા હતા ભટકે છે હજુ પણ ભટકે છે પણ અસ્વસ્થામાં નું નામ છે તો આ બધી કથાઓ તો તમે જુઓ પણ એ જે છે તે વાત એ આપણે સાઈડમાં મૂકીએ છીએ મૂળ અર્ક કેવો છે દ્રૌપદી પછી ઢગલો થઈને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પડી ગયા છે શ્રી કૃષ્ણે કહ્યું કે બેન હવે દુઃખનું કારણ શું છે તમે માફી આપી દીધી ઉદાર દિલ કહ્યું બધી વાત પૂરી થઈ સ્વસ્થ થઈ જાઓ તોય દ્રૌપદી શાંત નથી થતા શ્રી કૃષ્ણ હાથ ફેર્યો છે કે હવે હું કઉ છું ક્ષમા કરો બસ કરો બહુ થયું તો કે મહારાજ મને બીજું કોઈ દુઃખ નથી મને એક દુઃખ છે અને એ દુઃખ મને જિંદગી પર્ત રહી જશે એટલું દુઃખ નથી દ્રૌપદી કહે છે મને એટલું દુઃખ નથી ખોયા તો તમને હવે શું દુઃખ છે રડતા રડતા દ્રૌપદીએ કહ્યું કે મહારાજ મને અફસોસ અને અત્યંત દુઃખ થાય છે દુઃખ એ વાતનું છે કે મારા પાંચેય દીકરાને અસ્વસ્થામાં ભલે મારવા તા તો મારી નાખવા હોત તો હું એને આડી ના આવત એ હા તો એક વાત નું છે કે એને માર્યા હોત ને ઊંઘમાં માર્યા ને એનો મને અફસોસ છે જગાડીને એને માર્યા હોત ને તો હું આડી ના આવત ભલે મારી નાખ્યા એનું વેર વાળી લેત તો વારી લે એને હાથે મોત આવશે તો મરી જશે પણ જગાડીને મહારાજ કમસે માર્યા હોત ને દ્રૌપદીએ બહુ મહામુલી વાત કરી પ્રભુ એટલા જ માટે મને અફસોસ છે કે એને જગાડીને માર્યા હોત તો કમસે કમ હે કૃષ્ણ તારું નામ લઈને પ્રાણ પૈજા તો મને ધન્ય થઈ જ પણ ઊંઘમાં માર્યા છે તારું નામ નથી લઈ શક્યા એનું મને દુઃખ છે ઊંઘમાં માર્યા અને કૃષ્ણ તારું નામ ના લઈ શક્યા એનું મને દુઃખ છે સ્મૃતિ જો એ જ મોટી વિપત્તિ છે કે જે ભગવાનને ભૂલી જાય છે એટલે શ્રીજી મહારાજે પ્રથમ ના બાવીસ તો શું વાત કરી છે ભાઈ શું વાત કરી છે वचरा म तो सादू लगे महाराज के माटे मे कहीं करी भजन करव करू, करायण धून करवी बधुज करू, बजन करू, करू, दून करू, करू ते भगवानी मूर्ति ने संभारी ने करव बाकी तो घना के बाद जित्रो वगाड़े गीत गाय भगवान ने भूली गाय कीतन करे तो एना हृदय में शांति आती नहीं आटली बड़ी पूजा करे भजन करिये माला करिए पदयात्राओ करे बधु करिए कथा सा कथा करिए भगवान मूर्ति ने भूली ने करे हय्या में शांति आती नहीं तो स्मृति राखी ए मोटी बात है बहु महामूली बात करता जो भगवान संभाल अभ्यास राखे तो भजन म बेसे तार रहे बाकी कामकाज करूली जाए तो पे भजन में बेसे तारृत्ति भगवान म रहे नही हे ये कठन बात કામકાજ કરતા કરતા ભગવાન સંભાળવા એ ઘણી કઠણ વાત છે એ જેને સૂત્ર સંધાઈ જાય આરામથી ભગવાનની પૂજા કરવા બેસે ધ્યાન કરવા બેસે માનસી કરવા બેસે જપ કરવા બેસે માળા કરવા બેસે દર્શન કરવા બેસે કથામાં બેસે તો એને સુખરૂપે ભગવાન સાંભળે કારણ કે આટલા વ્યસ્ત જીવનમાં પણ એને ભગવાનનો તંતુ સાધી રાખ્યો છે એ કળા હાંસલ કરવી જ પડે અનેક દુનિયાના કામમાં આપણને કળા હાંસલ છે જ તમે ડ્રાઈવિંગ કરતા હો છો સંગીત સાંભળતા હો છો આજુબાજુ હરિયાળી જોતા હો છો ખેતરોને જોતા હો છો ટ્રાફિકને જોતા હો છો ફોનમાં કોઈની સાથે વાત કરતા હો છો નાનું છોકરું હોય તો એના ઉપર એક હાથ રાખીને તેને સંભાળ લેતા હો છો પગથી બ્રેક સંભાળતા હોય બીજે પગ એક્સેલેટર સંભાળતા હો છો એકાથે સ્ટીરિંગ સંભાળતા હો છો એકાથે બીડી સિગરેટને સંભાળતા હો છો ઘણું કેટલા કેટલા કામ કરીએ છીએ પણ ભગવાન ની વાત આવે ત્યારે એ જ આપણી એક એ કામ ઉમેરી શકતા નથી બાકી સંસારના તો બધા પાંચ પાંચ છ છ કામ એક થાય છે થાય છે ને થાય છે એટલે મહારાજને જયારે સંતોએ કહ્યું હતું ત્યારે મહારાજ વ્યવહાર હોય પ્રવૃત્તિ હોય ત્યારે ભગવાનને સંભાળવા થોડા કઠન પડે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું તો તમે બૈરા જેવાય નહીં એટલે સંતો બધા શરમાઈ ગયા કેમ મારા તો એક બૈરું કુવાને કાંઠે પાણી ભરતું હોય ત્યારે પાવઠે પગ ધર્યો હોય છે જો સેજ પગ ચૂકી જાય કુવાનું પડે બીજો હાથ ને પે દોરડા ઉપર ધ્યાન હોય છે ત્રીજું ધ્યાન એને માટલા ઉપર હોય છે પહેલાના જમાના માટલા હતા ને પાણી ભરવા માટે એ માટલામાં ધ્યાન હોય જો કુવાની ભેખડમાં માટલું ભરાય તો માટલું ફૂટી જાય તો ઘરે વાઘડ જેવી સાસુ તોડી નાખે એટલે માટલામાં ધ્યાન હોય દોરડીમાં ધ્યાન હોય પાવઠામાં ધ્યાન હોય સાહેલીઓ તાળીઓ દેતી જતી હોય કેમ તારી નણંદ કેમ છે આનું કેમ છે સાસુ બેઠા છે કે ગયા બહેનો નો પ્રશ્ન આજ હોય ભેડા થાય ને ત્યારે છે કે ગયા એટલે એમ ગયા બેઠા છે તો સુખી છો ને ત્યાં તો હોટ મળે લાંબા ટૂંકાતા હોય એનો તો एक बहरा एक साथ पांच पांच काम करे छे। तो ते तो मरद ने। ये साथे थी ने काम साथ नहीं करता एट्ल <laughs> ध्यान साधव पड़े कठन है एट्ला अभ्यास અનંત યુગ જન્મથી કર્યો નથી એટલા માટે અને આ બધા સંસારના દરેક પાંચ પાંચ છ છ કામ એક સાથે કરવાનો અનંત જન્મો આપણો અભ્યાસ છે બધી જ વસ્તુ સરળ થઈ જાય છે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ જેટલી પ્રેક્ટિસ કરો એટલો એ માણસને પરફેક્ટ બનાવે છે અમથા તો ફોર ને શિક્ષકો લાગે જ નહીં ને એ તો સ્વપ્નમાં દે ધનાધન કરી હોય ત્યારે લાગે અને તોય પાછું કેટલું નેટ પ્રેક્ટિસ કરે અને તોય પાછું ઘણી વાર જીરોમાં વયા જાય ખાર ખાઈ જાય તો હોળી પાછા 6 ને ફોર લાગી જાય પણ એ અભ્યાસ થી થાય છે નહીં તો થતું નથી અભ્યાસ જોઈએ સાથે કળા પણ જોઈએ શ્રદ્ધા પણ જોઈએ રસ પણ જોઈએ અને એ મતલબ લક્ષ્ય આર્ડન્ટ ડિઝાયર પણ જોઈએ એક બૌ સરસ લખપતિ મોટો વેપાર એવા વૈષ્ણવ ભક્ત હતા કૃષ્ણ માં પ્રીત હતી વ્યવહાર બહુ મોડો મોટો હતો હજારો લોકોની સાથે એટલા બધા ગોદાઓમાંથી માલ ભરાય ને ઉલે ચાય ભરાય ને ઉલે ચાય ભરાય ને ઉલે ચાય વણઝારા ને દ્વારા માલ આવે ને જાય ને કોઈ રસી દે ને કોઈ ના દેવી કોઈ ના દેવું પણ એ વૈષ્ણવ કૃષ્ણ ભક્તિ પ્રિય હતી તો એમણે કર્યું તો શું આ ઘટના મારા વાંચવામાં આવી હું તમને કઉ છું એટલે વૈષ્ણવે પછી એક માણસને રાખેલો દસ મિનિટ થાય એટલે પેલો શેઠજી ને આ સાથળ ઉપર હાથે દાડીને કે શેઠજી જય શ્રી કૃષ્ણ હો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી પછી કામમાં પડી જાય વળી પાછું પાંચેક મિનિટ થાય અને વળી પાછળ ઓલે શેઠજી हम द्वारिका गए थे वो कितने सुंदर द्वारिका अधीश थे जय श्री कृष्ण बोलियो सेठ जी जय श्री कृष्ण बहुत द्वारिका अधीश सुंदर थे हाँ बोले कमाल लागी આવી રીતે બાર બાર એવી રીતે સ્મરણ કરાવવાના પૈસા આપીને માણસ રાખ્યો તો વૃંદાવન ચલે કે બિહારી શેઠજી જય શ્રી કૃષ્ણ બોલીએ શેઠજી જય શ્રી કૃષ્ણ બોલિયે જય શ્રી કૃષ્ણ વા કે બિહારી બહુ સુંદર છે ક્યાં ઉછવાઈ થઈ કિતૂમ હાસ્ય થો ધંધ લગ જાતા એ સહી ધંધા કરતા આપડે પગાર તો ન રાખી શકીએ કોઈને દૈનકા આપડે પૂરું ના પડતું હોય કેમ બીજા પણ આપણી સાવધાની સાવધાની એ જ આપણો પરિચારક છે સાવધાની છે એ જ આપણો પગારદાર માણસ છે એ આપણે યાદ અપાવે કામ કરતા કરતા આપણને કે શેઠજી જય શ્રી કૃષ્ણ બોલ્યો ઘરડી એક શેઠ હતા નાનકડી આડડી વેપાર કરે કરિયાણા ની દુકાન બધું ગામડા માંથી એક દુકાનો બધું ત્યાં મળે પણ આખો દિવસ કોઈ આવે જેવો ગ્રાહક આવે લાગે ઓ જય સ્વામિનારાયણ આવો આવો જય સ્વામિનારાયણ એ ભાઈ છે બેટા પાણી આપો જય સ્વામિનારાયણ શું ભાઈ તો ગોળ લેવો છે બહુ સરસ રામુ ગોળ લાવો જય સ્વામિનારાયણ આમને ગોળ બતાવો જય સ્વામિનારાયણ આ રૂપિયા કિલો દોઢ રૂપિયા કિલો અઢી રૂપિયા કિલો જય સ્વામિનારાયણ કેવો તમને જોયે છે જો આ સોનાની વીટી જેવો ત્રણેય ગોળ ગળ્યા તો ત્રણેય લાગશે પણ આ છે આ તમારે કોઈ વેવા વેહ લાવ્યા હોય એને લાપસીમાં નાખી દો ચૂનવામાં નાખી દો મોઠું મીઠું થઈ જાય અને ખુશખુશ થઈ જાય જય સ્વામિનારાયણ અને આ તમારે કોઈ સામાન્ય લોકોને જેને બીજી વાર ઘરમાં ગરવા ન દેવો હોય એને આ રૂપિયા વાળો લઈ જશો એટલે એ તમે એને ખવડાવ બીજી વાર નહીં આવે એટલે તમે આ લઈ જાઓ તો આ લઈ જાઓ અને કોઈ વાંધો જય સ્વામિનારાયણ કયો લેવો છો એ જ બાંધી દો તારા ભાઈ સારું ખવડાવે ભાઈ પચીસ પૈસા ઓછા દેજે આવું શું કામ કરે છે ભગવાને દીધું છે ખવડાવજે ને આ તો ખાલી મજા જ કરું તો શેઠજી એ બાંધીજો પચીસ પૈસા ઓછા લો જય સ્વામિનારાયણ આવજો આવજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એને વેપાર કરી લીધો અત્યારે મેં વેપાર કરી લીધો आ सा संपत्ति है व्यवहार में जोड़ी राखे तो पे भजन में बेसेन मृत्ति अवश्य रहे शांति शावन चरण शांति भगवान नरण छ आनंद कंद है आनंद कंद जय आनंद कंद माधव जय माधव मुकुंद जय आनंद कंद आनंदकंद भगवान नु चरण ये आनंद ना स्रोत वह कई जगह भगवानी मूर्ति सहजानंदवामी है जमणो चरण है जमना चरण नो अंगूठो है अंगूठा नो नख नख में पातली एक रेखा चे। रेखा ने, दोद वहे ने, चे, आनंद नो धोध वह यहाँ त्याद वह छगवे जमना चरण अंगूठा म लाल पात रेखा राखी है ध्यान मेरे त्रन चिहो मैंने बहु गय શ્રીજી મહારાજ મૂર્તિમાં એક જમણા ચરણ રેખા બહુ ખાડામાં નાનકડો તિલ બહુ ગમે બહુ ગમે કોઈ કોઈ વ્યક્તિ મને મળવા આવે અને એને ક્યાંક આવી જગ્યાએ તીલ જોઉં તો હું જોઈએ રાખ કે આને આટલો શોભે છે તો સજાનંદ સ્વામીને કેવો શોભતો હશે બસ હવે ઘણા પછી અહીંયા ક્યાંક તિલ હોય અહીંયા તિલ હોય ભાગ્ય જ ક્યારેક કોકનાય નાનકડો તિલ હોય તો એમ જોઈને થાય છે બહુ જ અદભુત ગમે વગર સંભાળી સાંભળી એવા ત્રણ તિલ છે પણ જમણા ચરણના અંગુઠામાં જે લાલ રેખા છે એ આનંદ નો સ્રોત છે એની નિશાની છે એક અંશથી ભગવાન અનંત બ્રહ્માંડો સુખ આપે છે आटल ज रेखा छूटू करेखा करो बाकी तो हाँ कहीं सुख मिलेगा नहीं तो ये चरण न्यान करें परम सुख मे तो पी भगवान आ जमणा सा खापा न चिन्ह એ ખાપાનું ચિહ્ન ક્યારે પડ્યું કે છપ્પૈયાની બાજુમાં તર ગામ છે પાંચ સાત વર્ષની ઉંમર એટલે પછી તર ગામમાં તેના મિત્ર મંડળીઓ સાથે જલ્દી ભળી જાય અને મિત્રોની સાથે હરે ફરે ગામની બહાર એક તળાવડી અને તળાવડીને કાંઠે હરિદાસ મહાત્માજી રહે ઝૂંપડી બાંધીને ઘનશ્યામ મહારાજકો સાથે પોંચે અને હરિદાસજી મહારાજ પાસે અને મહાત્મા રામાયણ ની કથા કરે અને વારે વારે ત્યાં બેસે એમાં ગયા હશે એક વાર એમાં ગોવાળ ગાયોને લઈને પાણી પીવડાવવા માટે આવડાવે તો ઘનશ્યામ પ્રભુએ પેલા ગોવાળ કીધું આટલી બધી ગાયો તમારી પાસે છે તો તમે એને કેમ સાચવો આટલી વધી ને તમે કેમ સાચો આમાંથી કોઈ ભાગી ના જાય એટલે ગોવાળ કે ભાગતા છે એની તાકાત છે કેમ રાખો પેલો કે મને છોડીને જાય જ નહી મારી આજુબાજુ આજુબાજુ ગાયો રે હું ખોખારો ખાવ ને તો મારી પાસે જ રે પણ આટલી બધી ગયો ને તમે કેમ સંભાળો અરે ઘનશ્યામ હું એને બોલાવું ને ગૌરી ગોદાવરી મારી પાસે દોડીને આવે બીજે જાય જ નહીં જાય જ નહીં ના જાય કોઈ તાકાત ઘનશ્યામ દોડ્યા અને ગૌરી ગોદાવરી ગેરી એમ ભા બોલ્યા અનેક ગાયો આખું ટોળું ઘનશ્યામ ની ગોવાળ લાકડી દીધો આડો પડે પણ એક એક ગાય એને તો ખરો ગોવાળને પાડી દીધો આડો અને ગાયો ગાય દોડતી ઘનશ્યામ ની પાછળ પાછળ પાછળ ઘનશ્યામ મહારાજ ત્યાં એક મોટું આંબલી ઝાડ હતું એના ઉપર ચડી ગયા અને ચારે બાજુ સો દોઢ સો ગાયો ઝુંડ હંભા હંભા કરીને જાણે આંબલી ઝાડ ઉપર ચડી જવું હોય ને એવી આતુર થઈ અને આમ વીમારા કરે ઘનશ્યામ પ્રભુ ઉપર બેઠા છે ગોવાળ જોઈએ રાખે છે માળું મને છોડીને નાના છોકરાની પાછળ આ શું પછી ભગવાને ઘનશ્યામે તાળી પાડી ગાયો ને હાન કરી અને બધી જ ગાયો પાછી દ્રષ્ટિ ખેંચી લીધી બધી ચાલી ગઈ પણ ગોવાળ ગાયો એક આશ્ચર્ય છે મારી ગાયો મને છોડીને તમારી પાછળ ત્યારે ભગવાને ત્રિભંગી ચરણ કરીને આમ કર્યો અને કૃષ્ણ ભગવાન રૂપે ભગવાને પેલા ગોવાળ ને દર્શન હતા અને ગોવાળ ને તો મારા કાનજી પ્રભુ છે કૃષ્ણલાલજી છે એ પણ પગમાં પડ્યો આંબલીનું એક સૂકું હતું વાગી ગયું અને લોહી દદડવા માંડ્યું આ ચરિત્ર એક બાજુ આપડે સાંભળીએ એટલે પછી જેને અક્કલ ઓછી હોય એને એમ થાય એક બાજુ કૃષ્ણ રૂપે દર્શન આપે છે અને બીજું આંબલી નું પગમાં ભરાય છે ખ્યાલ તો રહેતો નથી એ જ લીલા છે મંડળી બધા શોખમાં પડી ગઈ તળાવ ને કાંઠે લઈ ગયા અને ઘાવ ધોવા માંડ્યા ચિંતા કરે છે લોહી બંધ થતું નથી આમાં કેમ લઈને જશું દીદી આપણને પીટશે ઘટશે ડાંટશે હવે શું કરવું ચિંતામાં પડી ગયા બાળકો રોવા માંડ્યા આંખમાં આશુ સમયની ઈપકા ભરે આપણે જવાબ શું દેસુ આ તો બહાર કામ થી આવ્યા અને આપણે આવી રીતે અહીં લઈ આવ્યા હવે આપણું શું થશે એમ ચિંતા કરે છે ત્યાં આમ સામેથી ધોળા બગલા જેવા લુગડા પહેરેલા મોટું સરસ મજાનો છપ્પન ઇંચ લાંબો કોટ માટે દોઢ સાફો હાથમાં નાનકડી બેગ પેટી અને ચાલે આવે એટલે પેલા ભાઈ નજીક આવ્યા એટલે કીધું શું છે બાળકો તો કે આમને અમારે ઘનશામને વાગી ગયું છે લોહી દધરે અરે એ તો ઔષધ મારી પાસે છે સરસ મજા ને ઔષધ મૂકી લોહી બંધ પાટો બાંધી દીધો સારું થઈ જશે ઘનશ્યામ ઓળખે છો અમે એમના જૂના વૈદ્ય છે એ પેઢી દર પેઢીના એ અમને ઓળખે તમે તમારે જાઓ એટલે બાળકો પછી ઘનશ્યામ ચાલતા થઈ ગયા અરે મિત્રો એ પૂછ્યું ઘનશ્યામ એને પેઢી દર પેઢીના તમારા જૂના ઓળખીતા કયું વૈદ રાજ એ કોણ છે હા એ અમારા જૂના પેઢી દર પેઢી અમારે ઓળખીતા વૈદ છે અને એમનું નામ અશ્વિની કુમાર છે એ પાટો બાંધવાને પાટો બાંધી અને ભક્તિ માતા વર્નશ્યામને ખોળામાં લઈ અને કીધું આ શું કરી આવ્યા કઈ નથી તો પાટો શું બાંધો એ તો મિત્રો અમસ્તો બાંધો છે અમસ્તો થોડો પાટો બાંધે તો કોઈ ખોલો ને જે ખોલ્યું તો કશું જ નતું ખાલી એક નિશાન રહી ગયું તું એ નિ ગોળ ઊંડી નાભીમાં તો બધા ઘેરા ઘેલા થઈ જાય તમે જોજો નાનું છોકરું હોય ને તો એને હવે રમાડતા હોય ને તો પેટ ઉપર નાભી ઉપર જઈને પાછો પકડે હવે સામાન્ય નાનું બાળક હોય એ નાભી એવી હોય ડેડકા રાજ્યુરી એવી એમાં ત્રણ દિવસ નાતો હોય ખબર પડે ચોથે દિવસે આમાં દેડકું ક્યાંથી એમાં કોણ ભભોપ કરે ભાઈ પણ એક તો તો સો ટકા જેવી વાત છે કે નાના બાળકને કોઈ રમાડવા લે તો નાના બાળકને રમાડવા લે તો તરત પેટ ઉપર મોઢે નાભી ઉપર મૂકે બધા બધા રમાડ ના છોકરી નાના છોકરા કરે કરે ને શ્રીજી મહારાજ પેટ ઉઘાડું જયારે જયારે ભાળી જાય ને બ્રહ્માનંદ સામે પ્રેમાનંદ સામે જેવા સંતો એટલે ખાસ કરીને બે જણા તો છોડતા જ નહીં મહારાજ કીચે ઉભા હોય એનું બરાબર મોઢું છે આમ ચાદર નાખી હોય અને એમાં એક મહારાજા લીંબ વૃક્ષ ની બાજુ ઓસરી ની કોર ઉપર આમ ખેસ ખભે નાખી ખુલ્લું ઉદર નાભી ખુલ્લી અને પ્રેમાનંદ સ્વામી સામે ઓરડી રેતા ઈ ભાળી ગયા જ્યાં મૂકી આજ આ બાપા ફાઈન ખુલ્લી છે એટલે આજે દોડવા દે એવી આમ હરકી પાછળથી આવી અને સીધા નીચે ઉતરી મહારાજ પેટ ઉપર મોઢા અને એટલું બધું હેતમાં છે ને આમ બચકું ભરી લીધું અને મહારાજે રાઈટ નાખી આનંદ દોડ જે પ્રેમાનંદ માં બચકું ભરી ગયો ત્યાં બ્રહ્માનંદ આમથી આવ્યા એ કે મહારાજ બચકું ભીર્યું એને લાભ લઈ લીધો હવે મને લેવાય ગયો કે મારે કહેવાય દે આ તું ચુલ માં પીડા કે નાભી માં સુખ છે ભગવાન પીપલગ્ન હતા માધવજીનું નામ એટલું તો કઈ દે ટૂંક માં પછી વાળું ચરિત્ર ક્યારે લાંબુ કરવું છે કરીશું પણ એ પીપલગ્ન માધવજી વડતાલ મહારાજ ને દર્શન ગ્રસ્થ એટલે પૂર્વાશ્રમ આજે લગ્ન નતા ત્યાં આવેલા અને જે શિક્ષાપતિ લખી છે ને મહારાજે હરિમંડપ છે ને ગરીબ મંડપના ઉપલે માળે મારા બપોરના ત્રણ ચાર વાગ્યા કોયડ્યા હોય રવેશ હાથમાં લોટી લઈ અને મુક્ત નીચે કોગળા કરે પાણી પડે માધવજી ગામ એ કોગળા મહારાજ કરે ને પાણી લઈ જીલી પીવા માંડ્યા આમ મહારાજ કે છોકરા ના પીવાય આ યઠા જળ કહેવાય તો માધવજી ભાઈ કે યઠા પણ કોના મહારાજ આમ જોઈ રહ્યા પણ યઠું જળ પી ગયા સંસાર નીકળી ગયો સાહેબ વાત જોવા લ્યો તો ખોબો ઝડપી ગયા સંસાર નીકળ્યો ગમે નહી અને માવ તો આપે નહી સાદું થવાની પરાયણે પરિણ્યા પરાયણ સગાઈ કરી લગ્ન લખ્યા માધવજીભાઈ રાડો નાખે સમજાવે ભાઈ સાહેબ મને આમાં કોઈ રીતે ગમતું નથી મને કોઈ પડખે આવે તો ગમતું નથી મારો જીવ મુંજાય છે મને વોમિટ થાય એવું બધું લાગે છે તમે આ બધું શું કામ આ બધું ગોઠવો તો કે ના પરણું જ પડે લાગણી ને તમારે સમજવી જ જોઈએ પર બે ફેરા ત્રણ ફેરા પૂરા થયા એટલે ભટજી ને પાછો ફેરે ફેરે પૂછે ભટજીયા પૂરું ક્યારે થાય અરે બેઠા રહ્યો વરરાજા સાહેબ અમારા રાજાજી તમે અમારા કુંવરજી કેવા ફેરો પૂછે અરે હવે ઉતાવળ હવે એક જ બાકી છે એક પૂરો થાય પછી પરણવાનું પૂરું પરણી ગયા હે હા મને બહિર ભૂમિ જવું પડશે બહિર ભૂમિ એટલે જાજકો ગણાય ને ખબર ન પડે બહિર ભૂમિ શું આપડા આમાં સત્સંગ ના શબ્દો હોય ને બહિરભૂમિ દિશા એ જવું એવું ગણિત આપડે દેશી ભાષા હોય કળશી જવું જાજર હવે કોઈ એમ કે ટોયલેટ જવું લેટરીન જવું છે તો એ દેશી માણસ ને ખબર ન પડે ને ઓઈલો ભણેલો હોય એને જવું ને એમાં ખબર ન પડે બહિરભૂમિ જાવ એમાં ન ખબર પડે જેને ટોયલેટ ટોયલેટ બોલતા હોય લેટરીન બોલતા હોય એને કળશી જવું ને બહિરભૂમિ જવું એ ન સમજાય અને આ સમજતો એને લેટરીન નો સમજાય અને બનેલું અમારે અમારે એક વિદ્યાર્થી હતા લેટ્રિન માં કઈ ખબર પડે નઈ આ પચીસ વર્ષ પેલાની વાત લેટરીન માં કઈ ખબર ન પડે એમ કીધું જાજરૂ જવું છે તો ખબર પડી જાય લેટરીન સાવ નું લેટરીન જવું છે ઓ વિચાર કર મારો લેટ્રિન જવા માટે વિજય જવાનું જ્યાંથી પછી બસ પકડવાની આવી ગુરુકુલ ની કેવી બધી જાયન્ટ વ્યવસ્થા લેટ્રિન માટે વિજય જવાનું ત્યાંથી પછી બસ પકડવાની પછી લેટરીન જવાય જબરુ કે ગુરુકુલ વ્યવસ્થા કેવું પડે પછી બીજા ને પૂછ્યું તો તમારે વિજય શું કામ જવું શેના માટે લેટ્રિન માટે ભલા માણ કાચું બફાઈ ગયું હાલો લઈ જાઓ એટલે ખબર પડે એટલે પેલા ગોર મહારાજ કે મારે મારે જાદરૂ જવું પડશે બહિર્ભૂમી જવું પડશે અરે પણ કે એક ફેરો એક ફેરામાં પણ આમાં કઈ હાલે ભાઈ કોઈ નું હાલે ભાઈ વડાપ્રધાન હોય કે લશ્કર નો મેજર હોય કોઈ નું હાલે ભાઈ મને મારું પેટ છૂટી પડશે એને લોટો પાણી જે હશે આપ્યું અને મુઠીઓ વાળી ભાગ્યા લોટો ફેંકી દીધો અને ઘન ઘોર આડી જાડી જંગલ એમાં આધુળી ત્યાં ભાગ્યા એ ગયા ગયા તે દિન ઘડીને સવાર સુધી તે દીધા લગ્ન થતા ને હવે તો ગમે ત્યારે હોય એવું નઈ ઓલ રાત્રે જ શરૂ થાય નવ વાગે શરૂ થાય સવારે પાંચ વાગે છ વાગે લગ્ન પૂરા થતા આખી રાત લગ્ન વિધિ ચાલતી હવે તો ત્રણ કલાક તો એક ગોર જલ્દી જલ્દી જલ્દી ભાઈ હાલો ખોટું પૂટું કરે ગોર મારા જે હોય મને ગોટો વાળી દે મંત્ર મંત્ર શું હોય પછી આમાં એટલે ઓયલા કે એક જણો વકીલ પાસે ગયો વકીલ સાહેબ અરે છૂટાછેડા લેવા છે તેનો કાંઈ થોડો કઈ વિધિ વિધિ કરવાનો તો કે હવે શું વિધિ તો કરવાની હોય નઈ પણ તમારે કરાવવું હોય તો છે જે પાંચક હજાર જેવો થાય આ બધો કાયદાકી કરવું હોય તો એટલે ભલામાળા છૂટાછેડામાં પાંચ હજાર નથી એટલે તો થાય ને અરે લગ્ન થઈ ગયા હતા તે હજાર રૂપિયા નો ખર્ચો જ થયો અને છૂટાછેડામાં પાંચ હજાર સસ્તામાં પતા તો આવું જ થાય ને તમે બતાવો પછી આ છૂટા ની નો બતાવે પાકે કર્યું એ ભાગ્યા તેત એની જુનાગઢ ગુણાતીતાન સાંઈ પાસે વૈયા જા અને તરત એને ગુણાતીતા પાસે મોકલી દીધા માળિયા આટી ના જુનાગઢ મંદિર ને હરિભક્તો કરેલી માળિયા હાટીમાં આંબા હતું એ આંબા સાચો તા ભગવાન દાદી અને પાકે એની બધી ગાડા વિચાર બે વાગ્ય બ્રહ્મા કે હોય એના ચાર મુખ કેમ હશે કે એમ જ્યાં સંકલ્પ થયો ત્યાં તો અજવાળું થયું જોવે ત્યાં તો સામે હં ઉપર બ્રહ્માજી આવ્યા અને એમણે કીધું તમે કોણ છો તો હું બ્રહ્માજી છું તો કે તમારે ચાર મુખ હોય ને એ કેમ છે મુખ તો એક જ હોય ચાર મુખ ની શક્તિ હોય સારું સારું જય સ્વામી જય સ્વામી જા સંકલ્પ કરે સેજે કરેલો સંકલ્પ સિદ્ધ થાય એવા હતા એ બધા અરે બ્રહ્માજી કે તમે તો સેજે સંકલ્પ કર્યો પણ માને લાભ મળ્યો આપનું મને દર્શન થયું પણ સ્વામીજી એક કામ કરશો બોલો મને જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામી દર્શન કરાવવાના અરે બાપા તે તમારી પાસે વાહન છે તમે જાઓ સ્વામી થાંભલો છે એમ અમારે ક્યાં એમની આજ્ઞા વગર અમને એનું દર્શન થાય નહીં એ તમને એમના તેજ ના દેખાતા હોય પણ એના તેજ આવરણો અમારી દ્રષ્ટિ ભેદી શકે નહીં અને એમની દર્શન જ ન થાય એવા સંતોના ગોપાલનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મોટા સંતો થાય નહીં તમે આવો અને સ્વામી ને વિનંતી કરો તો મને દર્શન થતા નથી થોડી વાત મારે પણ આપણે મનાતું નથી એવા નિષ્કુળાનંદ સ્વામી કે છે એવા દેવતા દર્શન થતા નથી થોડી વાત મારે કહે નિષ્કુળ આનંદ વિચારો ઉર બઉ સરસ લખ્યું પછી કહે નિષ્કૂ આનંદ વિચારો એકાંત માં બેસીને વિચારો કે દેવતાઓને પણ આવા સંતોના દર્શન થતા નથી પછી બ્રહ્માજી કીધું સારું દર્શન કરાવું પણ મારે તમારે વાહન મારે પગે હાલવાનું કેમ કરું આવી જાઓ હંસુ પર બે આવ્યા જુનાગઢ ચોકમાં વંશ ઉતાર્યો સ્વામી નીચે ઉતરા બ્રહ્માજી નીચે ઉતર્યા સ્વામી ગુણાધિ સાંઈ પાસે ગયા સ્વામીને દંડોદ કર્યા એટલે ખખડાટ થયો એટલે સ્વામી આમ ચાદર વોઢીને ધ્યાન કરતા હટાવ્યું જોયું કોણ હું ભગવાન દાસ તમે તો માળ્યા નાય ક્યાંથી એ સ્વામી આવી હાલત થઈ છે અને બ્રહ્માજી આવ્યા છે ચોકમાં ઉભા છે અને દર્શનની ઈચ્છા કરી એટલે મને ત્યાંથી લઈને આવ્યા છે વિચાર કરો જેને સ્વામીનારાયણ સંપ્રદાય નો કોઈ અભ્યાસ નથી ઈ એલ ફેલ બોલે બાકી આ વાતો ક્યાંય બીજે મળે નહી આપડે બીજાને કઈ ખોટું નથી કેતા પણ તમે હાઉ ધર્મૂળ આ બધું ખોટું કહો એની સામે તો વિરોધ થાય અભ્યાસ કર્યા વગર બોલો એટલે એટલે પછી સ્વામી શું કહ્યું કહે બ્રહ્માજી ને લઈને આવ્યા છે સ્વામી કે આવીને આવી લપ લઈને શું એ લેવો છો આવીને આવી લપ લઈને લ્યો બોલો લ્યો આપણને કોઈ એમ કે ઇન્દ્ર આવ્યા છે તમને મળવા માંગે છે એમ પગડે ભાગે આપડે મોટા ભારે આપણને એમ કે મુખ્યમંત્રી તમને દરવાજા ઉભા જાય ને એમ કે છે મળવા બોલાવે છે તોય શું થાય બે ત્રણ બટન તૂટી જાય ન થાય મુખ્યમંત્રી બોલાય તો બે ત્રણ બટન તૂટી જાય બ્રહ્મા જેવા બ્રહ્મા આવે તો આવીને લઈને શું એમની પાસે ગુણાદિત ચાદર હોય ધ્યાન કરતા હોય બ્રહ્મા આવે તો એમ દર્શન નવા હોય તો દે ન હતી વિચાર કરો આ સ્વામિનારાયણ સંપ્રદાય પણ હજી ઘણા લોકો દેશ વિભાગના મતભેદ ભેદાંતર માં ગુણાદિત સામી હજી ન્યાય નથી કરી શકતા ઘણા લોકો એવું હોય છે એટલે એ અમારા ઊંચા કર્યા થાય ઊંચા અમારા ઊંચા કર્યા ઈચા થાય કે એના ઊંચા કર્યા અમે ઊંચા થયા છીએ હવે એના ભાગ ફીટ્યા એટલે આવું વિચાર એટલે અને શું કે ખબર એ ગુણાતી અભણ કઈ બહુ હતું નહીં વચન એક પ્રશ્ન ક્યાં છે પર્વતભાઈ નો ના હોય તે એમાં પ્રશ્ન હોય એટલે જ હોય એ તો ભાગવત માં રાધિકા નામી મળે એટલે શું રાધિકાજી નથી એટલે ભલા માણસ કઈ શાસ્ત્રી વાત કરો ને સમજણ પડે એમ વાત કરો કઈ વિચારી તો બોલો એટલે રાગદ્વેશ ની અંદર આપણે બીજું હોય ન ગમતું હોય એને લીધે મહાપુરુષો ની અવજ્ઞા ન દ્રોહ લાગે કલ્યાણ બગડી જાય રખડવાનું થાય ખબર પડે મારો આ કેમ આમ થઈ ગયું આમ થઈ જાય સાધનો પડ્યા રીએ એટલે સાધનો બહુ ન થાય તો ન કરવા પણ પછી છે મોટાના અવગુણ ન લેવા કારણ કે ચકલી નો બહુ લે ચકલી હોય એને કઈ મારવાની તોપ થોડી જોઈ એક ડેફ મારો તો ઊંટી બઠ્ઠી પડી જાય દિલ્હી કઈ તોપ થોડી લેવા ને બોફોસ તોપ મોકજો મારા ઘરમાં ચકલી માળો બાંધ્યો એ ચકલી માળો વીખવા માટે કઈ બોફોર સ્ટોપ ના મંગાય નાનું ઢેફ મારો આપણે મત કેમ થાય ચકલી નું મતલબ ઘણા લોકોને ન ભાવતો એટલે અબજી બાપા ની ટીકા કરે અબજી બાપાના ખાહડામાં તમારે હાથો પેઢી નો આવે તમે બીજો વાંધો હોય પછી જે અલગ રાખો પણ બાપા ને પ્રત્યે તમને ન થવું જોઈએ મહામુક્ત નામ સ્મરણ લ્યો ને થઈ જાવ એવા એટલે ભાવો ને લીધે તમે એની ટીકા કરો આ તો હિત માટે વાત કરું છું બાકી જેમ જે બોલું જે બોલે પણ મને એમ થયું કે આપડે આવા આવા પુરુષો જો ઘણા લોકો અભાવ અવગુણ લેતા હોય અને એના હાથમાં ક્યારે પ્રવચન આવી જાય ને એને જો જીવ માં સદબુધી અને અવગુણ ને લેવાનું છોડીને જો માફી માગી લે તેના જીવનું સારું થાય એટલા માટે આપડે કઈ અલે એ ગુણાતીતાનંદ સ્વામી પછી બ્રહ્માજી દર્શન આપ્યા બ્રહ્માજી બહુ ખુશ થયા સ્વામી આશીર્વાદ આપ્યા બ્રહ્માજી પાછા ભગવાન દાજી ને બેસાડ્યા માળિયાઓ ઉતારતા ગયા અને પછી પોતાના લોકમાં ચાલ્યા ગયા એ ભગવાન દાદી સ્વામી આટલું શું કીધું કે આવા છે ત્યારે એની વાતમાં તમને વજન દેખાશે એટલે આ કેવું પીડ્યું એ ભગવાન દાદી સ્વામીને મળવા આવ્યા છે એકવાર સામી બેઠા છે સ્વામી કે કઈ પૂછવું છે તો હા સ્વામી વાર પૂછવું શું હું મહારાજની મૂર્તિનું ધ્યાન કરું ધ્યાનનું બહુ અંક ध्यान करता करता हूँ नाभी सुधी आओ, आखी मूर्ति ना नाभी सुधी पहच पाभी बाहर आप मैंने स्वामी नीमा वर्षो थी जाए भाई साहब आखी मूर्ति ना मार सुख ले अंग अंग तीलचिन्ह ना नी सुधी मांड आभी में ज्यादा ध्यान करो पे एम अटवाई जाओ કોઈ રીતે મન બહાર નીકળતું નથી વૃત્તિ બહાર નીકળતી નથી એટલે સ્વામી શું બોલા ખબર નીકળી શકે નહીં પણ જા અમારી આશીર્વાદ તમને આખી મૂર્તિનું ધ્યાન સિદ્ધ થશે પણ નાભી એવી જ ગોળ ગંભીર રે એવી સુંદર મજાની નાભી ગોળ ગંભીર છે એનું ધ્યાન કરે એમાં ખોવાઈ જવાય એવી સરસ મજાની નાભી પછી ત્યાર પછી મહારાજની ભૂજાઓની વાત આવે છે સરસ મજાની બંને ભૂજાઓ નિષ્કુલાનંદ સ્વામી લખ્યો શબ્દ વાપરો છે એ બે ભૂજાઓ કેવી સુંદર કેવી છે એ બે ભૂજાઓ કે ભૂજા ભરી બેવું બળે જોઈ જન્મ મરણ ભય ટળે આ ભૂજાઓ છે ને બળવાન ભૂજાઓ છે અને આમ આપણે ગઢપુર જઈએ અને ગોપીનાથજી મહારાજ આમ ભૂજાઓ કરીને આમ ઉભાવે છે એ ગોપીનાથજી એટલે સહજાનંદ સ્વામી ખુદ સ્વામિનારાયણ મારો તમારો બાપ એવી આંગળીઓ લાગે ઘણા ને એ જોઈને કૃષ્ણ નો ભાવ જાગે છે એટલે પછી એના નથી હેઠ પડતું મનની દુષિત ભાવના છે જે ત્રીસ ત્રીસ વર્ષ સુધી ગડામાં રીમા ભયમા ખેલા કુદ્યા નાચ્યા ભયમા અને એ જ મૂર્તિ માંથી બ્રહ્માનંદ સ્વામી ને પ્રગટ થઈને બેઠા એ સહજાનંદ સ્વામી જેવી વિભૂતિ મૂર્તિ હતી મેં ઘણી કહ્યું છે કે મૂર્તિને તમે કોઈ પણ શિલ્પકાર ને બતાવો ફોટો પિક્ચર કે આ શ્રી કૃષ્ણ નું સ્વરૂપ છે તરત કહી દેશે નહી નહી ભાઈ આપી તો બિઠાયા હૈ કૃષ્ણ નહી હૈકો ગોપીનાથ બોલતે હૈ ગઢપુરમાં બસ ભગવાન સ્વામીનારાયણ ખુદ બિઠાયા ખુદને બિઠાયા ગોપીનાથા जरूर हो लेकिन एक हमारे कृष्ण तो नहीं है क्यों नहीं है यही से बासुरी रखी है त्रिभंगी मूर्ति है आटी लगाई है पैर की और आप भी बोलते है फिर भी आप बोलते हो कि कृष्ण नहीं है नहीं है भैया एक बार बताया न कि कृष्ण नहीं है और एक और, और कोई है कैसे हमारे कृष्ण जी होते न तो पास में जो राधिका जी होने उसके राधिका जी की और मस्तक थोड़ा झुका हुआ होता है कृष्ण का और ये कृष्ण नहीं है उसका सर खड़ा है इसलिए कृष्ण नहीं है कोई और है हाँ ये और हमारे सहजानंद स्वामी सहजानंद तमें हम बुझाओ जो तमें हम लगे ये अपने लगे हमारा बाथमा गले नाम जाने भेटवा उजान बुझाओ એ સંતો ગામડે ગામડે ફરીને આવતા વૈરાગ્યો ના માર ખાઈ ખાઈ ને થાક્યા બધા વ્રત આપ્યા હોય આ ના ખાવું તે ના ખાવું કાચું ખાવું લોટ ખાય ભાજી પાંદડું ખાવું કેવા કઠિન વ્રત હતા દૂધ માંથી થાય ગોળ સાકર નઈ આ ઘણું બધું અને ઉપર જવા વૈરાગ્ય વિરોધીઓ લાકડીઓ માર તો ખાવાનું ઓલું મળે નહીં ખાવાનું આ ખાવાનું ખરજ અને પછી જયારે સંતો વિરોહ આવતા હોય અને સરદાનંદ સ્વામી લીલડા લીમડા નીચે ઢોલિયા બેઠા હોય અને જ્યારે જાણે સંતો આવ્યા છે તમને જેમ બાર બાર વરસથી છોકરો વિદેશમાં હોય આવે અને પછી જેમ તમે માવતર ભેટવા માટે દોડો એ તો તમે આ જમાના માવતર છો પણ એના તો લૌકિક હેત છે પણ સહજાનંદ સ્વામી નું ભક્ત નું ભક્ત નું તો અલૌકિક અને દિવ્ય છે એ જયારે જાણે કે મારા બાપલિયા બ્રહ્માનંદ સ્વામી હે મુક્તાનંદ સ્વામી ગુણાતીતાન એ ગોપાલનંદ સ્વામી એને જયારે બાથમાં ગાલી મળતા છે ત્યારે કેવું થતું હશે દ્રશ્ય એવી પ્રબળ હેતાળ પુષ્ટ શાંતિદાયક ભય હરનારી એવી ભૂજાઓ સહજાનંદ સ્વામી હતી એ એક વાર લખ્યું છે ગાલી નામ મળે સહજાન સામે આ મૂકી દે ત્યાં પેલા દેહ ભાવ ટળી જાય બ્રહ્મરૂપ કરી મૂકે શું હશે તો ખરા કેવી ભૂજાઓ કેવું એમનું વાત સલ્ય વાત છે બળવાન ભૂજાઓ દરબાર પણ બળવાન એવા છોતલા છોતો તમે નાળિયેર આપો એના ઉપર સોપારી મૂકે અંગૂઠાથી આમ દબાવે વિધિના સેકન્ડ ડાફ પાણી ની અંદર નાખી દે કરવા દે છોતલું કાપી કાચલી કાપી પાણી જે નાળિયેર માં ભર્યું હોય ત્યાં જઈને ખાલી અંગુઠા દબાવે જેમ પિનિંગ કરીએ ને પંચ કરવાનું પેલું આવે ને આમ કરીને કાગળની કાગળનું કોચલું અંદર વીવ્યું ડબ્બીમાં એમાં ઉપર સોપારી દબાવે નાળિયેર ઉપર ડિને અંદર વીવું જાય એવા ભૂજા બળવાનું પેલા રાયદણજી ના એવા બળ હતું આઠ નાળિયેર આઠ આઠ નાળિયેર બે આયા મૂકે આ કોણી ની વચ્ચે બગલમાં મૂકે બે સાથળમાં મૂકે એક એક અને બે ગોઠણ ની એમાં નાળિયેર મૂકે એ જમાના નાળિયેર આજના નહી આવડાવડા જમાનો તો જોવો પડે ને ભાઈ ઘણા લોકો કે છે હનુમાનજી મચ્છર જેવડા થયા જયારે લંકા ગયા તો પછી વીંટી ક્યાં નાખી અરે ભાઈ તે મચ્છરે ફૂટ ફૂટ ના હશે એટલે હમણાં તમે જોવો હમણાં કોણ જાણે ખબર નઈ કોણ કયો કાળ આવ્યો છે હમણાં બાજુ તમે માપો તો પોણો ઇંચ દેખાય છે ફૂટ ફૂટ ના મચ્છર હોય તો તમે વીટી રહી જાય સ્વાભાવિક શું તમે માથાગટ કરો છો તો આ તો સવા બસો વર્ષ પેલા નાળિયેર વાત છે એટલે એવા આઠ આઠ નાળિયેરા મૂકી અને ખાલી રાય ધણજી એક ઇંચ આમ કરે ચટકાય મારે જડકી આઠે નાળીઓનો ભૂકો અને કોઈ બળદો એને નાથવાના હોય કેવું કઈ હોય એ પછી એક લાઇનમાં આવતા જાય રાણ જે રાયધણજી હોય એ ખાલી બળદ આમ નીકળે એના બે હાથ આ ફેર આમ કરે ખોભળા કાઢ નાખે બળદ આમ બીજો આમ ગણ કટ દે ત્રીજો ડાફ કટ આવ્યા એવું હોય આતિથી સત્કાર કરવો પડે રાજધાનજી બાજુ બેઠા છે પણ વિચાર કરે છે કે પ્રભુ ની પગ ચંપી તો કરવી જ જોઈએ પણ રાત પડી ગઈ છે કોને બોલાવું અને હું દાબીશ તો દુખ છે અને વાત એ સાચી બઉ બળિયા હોય દુખે એનો લાકડા જો શીઘરો હોય આપડે બાપા ઓહો એ લાવજો ભાઈ ટ્યુબ લાવજો આવા એમને દુખતું હતું એ સારું હતું અને ઘણા આવડતું ન હોય તોય દુખવી દીધી આપડે આમ નખ ભરાવે આમ નખ એટલે કોઈ દી કઈ પગચંપી કરી હોય માવતર તો ને ખાલી ગળું જ દબાવ્યું પગ દબાવ્યું હોય તો આપડે ને એટલે વિચાર કરે છે કે મારે પગ ચંપી કેમ કરવી શ્રી પ્રભુ નહી હવે મારે છે રાયધનજી હા થોડો થાક છે પગ દબાવશો અરે મહારાજ મનસુબો તો કરો છો પણ પ્રભુ અજમાવા જેવું નથી કેમ આપનું કોમળ ફૂલ જેવું શરીર એમાં બ્રાહ્મણ નું શરીર મહારાજ આપતો કેટલું મુલાયમ શરીર માથે જળબિંદુ પડે તો આમ પાણી લસરી ને પડી જાય આટલું કોમળ શરીર મહારાજ અને મહારાજ વાળ હતા ને રેસમ પીછી જેવા હો એટલે મહારાજ આટલું બધું આપનું મુલાયમ શરીર મહારાજ કે નાના ને તમે તમારે ડરોમાં દબાવો ને થાક લાગે છે તો થાક ઉતરી જાય તો સારું ભલે મહારાજ એટલે આમ ધીમે ધીમે દબાવે માસુમરી દે આમાં એતો હાથ મૂકે તો બધાને બસ થઈ જાય ને મહારાજ કે શું આમાં ફલ ફલ ફેલ ફેલ કરો જરા વજન દોરે વજન દીધો થોડો મહારાજ કે મને રાજધનજી બળિયા બહુ છે મહારાજ બહુ તમારી વાતો સાંભળી પણ કીડી હાલતી હોય તો ખબર પડે આમાં તમે દાબો તો ખબર જ નથી પડતી એટલે રાજધનજી એમ થયું કે હવે હું કસકસાય દબાવો તો જેમ કસકસાય દબાવે કઈ અસર ન થાય વિચાર કરો રાયધનજી એમ થાય કે ગાડકા ભાંગી જશે અને ખરેખર આપણા તો ભાંગી જ જાય અને કઈ થતું નથી પછી મહારાજ ઉભા થઈ ગયા રાજધનજી તમારું કામ નથી તમે અમારો થાક ઉતારો રાજધનજી ને કેવું લાગે કે લાગે કેવું શું કેવો છો હું મને એમ થયું કે હું તમારો થાક ઉતારી નથી શકતો મારા સાચી વાત બઉ તમારા વખાણ સાંભળ્યા પણ તમે છે ને આ મારી એક આંગળી છે ને એનો થાક ઉતારી ને તો બસ છે તરજની આંગળી મારાજ લાંબી ગઈ લોધનજી આને દબાવી દો ને રાયધણજી એમ થયું કે હવે તો મારે થોડુંક દેખાડી દેવું એ દેખાડી દેવું થાય એ ભગવાન સહન થાય એટલે આમ અંગુઠો હતો ને અંગુઠો જેમ હોપારી ભરાતા ને એવી રીતે આમ લઈને આ આંગળી પર આમ કર્યું અને સે દબાવ્યું તે એવી તમ્મર ચડી ગઈ ને તે હાઇકારો નીકળી ગયો આપડે કેમ હોય મર્મ વાગી જાય પછી આપણને તમ્મર ચડી જાય એમ આમ આમ દબાવ્યું તે તમ્મર ચડી ગઈ રાયધણ ઉભા થઈ ગયા બરો આમાં આપણું ગજ વાગતો નથી પછી મહારાજ ને હજી એમ છે આને હજી નહીં સમજણ પડે એટલે એ બળવાન ભુજાવ તમે એમ હોય ને હું છોડાવી દઉં તમારા રાયધનજી કે મારા એમ આ પકડો પકડો હાથ જેવો રાજય મજબૂતી બે હાથે પકડે મારી આમ કરે ડપદી નીકળી જાય રાયધનજી કે મારા બળવાન તો જબરા છે પછી એના અહંકાર ઉતારવા માટે સાવ અહંકાર શૂન્ય કરવા મારાજ રાયજન કે રાયજનજી આમ પકડી બગલમાં એનું માથું લઈ સેજ આમ દબાવી મૂકી દીધા બેભાન જીવ તાળવે જોડી ગયું કોમ આમ જતા બેભાન બેસો ખાલી આમ લઈને મસ્તક બગલમાં શ્રીજી મહારાજે પોતાની બગલમાં લઈને સેજ આમ દબાવ્યું આવો બળયો માણસ બગલમાં સેજ દબાવીને મૂકી દીધી બળવાન ભૂજાવો નિષ્કુળ સ્વામી ગયા મૂકી દે બેભાન થઈને પડી ગયા એમની માં બફાકો સાંભળીને આવ્યા ત્યાં જોયું ત્યાં એમના દીકરા બેભાન પડ્યા અરે મહારાજ આ શું છે કઈ નથી થયું મા આરામ કરે દીકરો આમ આરામ કરે મારા વાલા મારાપટી વગાડી બેઠા ત્યાં પગ પકડી લીધા મહારાજ મારે આપના મનુષ્ય ભાવ હતો ભલે ભગવાન તો માનતો હતો પણ મનુષ્ય ભાવ હતો પ્રભુ મને થઈ ગયો કે ભગવાન શ્રી કૃષ્ણ એ કુલ્યા પીઠ અને મુસ્તિકાદી જે બધા મલો હતા એના પ્રાણ કેમ અહી એ મને ખબર પડી ગઈ એવી બળવાન બુજાવો ભક્તાના ભાઈ ને હરનારી અને પછી મહારાજ ના છે વચ્ચે સુંદર મજા નું તિલ સુંદર મજા ફૂલ તલ ને એમાં ફૂલ આવે સુંદર એવી સરસ મજાની નાસિકા સરસ મજાના ઓઠ રતુમડા પાકા ઘિલોડા જેને કે છે ને આપણે શું કે ટીંડોરા એ પરવળ હોય ને પાકા પરવળ જોજો લાલ સરસ મજા એવા સરસ મહારાજ લાલ ખેંચી હોય અને એમાં લાલ લાલ ટસરી કરુણા પૂર્ણ નેત્રો અનેક ના એ વખતે પણ પાપ તાપ સંતાપ હર્યા દ્રષ્ટિ માત્ર અને આજે પણ એ મૂર્તિ બિરાજમાન બેઠા બેઠા પ્રભુ भक्तों एक करुणापूर्ण नेत्रों अपने कीधु ने करुणाम योचन शरण यत जनाति मोचन पति तो धरणार तत्पर सहजानंद गुरु શું નેત્રો ઉપર તો સપ્તાહો ને સપ્તાહ કરીએ તો કઈ પાર આવે ભાઈ એવા કરુણા પર દરેક માણસ શોભા નેત્રો થી છે પંખીની શોભા આંખ થી છે માણસ ની શોભા પંખીની શોભા પાંખ થી છે અને માણસ શોભા આંખ થી છે સરસ મજાનું ગોરુ ગુલાબી મુખ હોય ઋતુમડો ચહેરો હોય નળિયા આમ નમણું બધું નાસિકા વગેરે હોય પણ એક આંખ હોય એમાં ફેરફાર થઈ જાય વાત પૂરી થઈ જાય ભાઈ બધી વસ્તુ કરુણા પૂર્ણ નેત્ર છે મજાની શેષ નારાયણ નાનું સ્વરૂપ ધારણ કરીને પાછળ સુઈ ગયા હોય એવી સરસ મજાની મહારાજ ની હતી અને આ મહારાજ બે કર્ણ એટલે કાન સરસ મજાના નાના નાના ગોળ જલેબી ના જેવા અને ડાબા કાનમાં નાનકડો એક તિલ હતો વંથળીમાં કલ્યાણભાઈ હતા સત્સંગ કરાવવાનું એવું તાન એની વાત આપણે વિસ્તાર ક્યારેક કરીએ છીએ ભવિષ્યમાં ટૂંકમાં વાત એને એટલું બધું તાન કથા વાર્તા કરવાનું કે પોતાને ત્યાં મજૂર રાખે હાથી રાખે એને વાતો કરે અને સાધુ કરી જુનાગઢ મોકલી દીધે એવી રીતે એને ચાલીસ સાધુ કર્યા લઈ આવ્યા મજૂરી કરવા પોતાના ખેતરમાં અને ભગવાન ની વાતો કરે ભગવાન ભજવા માંડાવી દે જુનાગઢ સાધુ કરી અને એ કઈ પછી આલિયા માલિયા જેવા નહી નારાયણ સામી જેવા સમર્થ નારાયણ સામી જેવા સમર્થ સંતો એ કલ્યાણભાઈ વંથલી કરેલા બધા સાધુ એવા એવા બધા વૈરાગ કરી રીતે એવા કલ્યાણભાઈ હતા એ કલ્યાણભાઈ સત્સંગ ની વાતો કરે ગામમાં પણ પોતાના ત્યાંથી ખેતરમાં નીકળે અને કોઈ ખેતી વગરના લોકો ગાયો કે પશુઓ કે બકરી રાખતા હોય એના ઘાસચારો લેવા જાય કલ્યાણભાઈ રાહ જોઈ ને બેઠા ભાઈ ક્યાં જાવ છો તો કે અમે છે ને ખેતરો એમાં જરા ઘાસચારો વાઢવા જાય ઘરે પશુ છે એક બે બકરીઓ છે અહીં આવો અહીં આવો એનો પોતાનો ગાયો ભેસો માટે રાખેલો ચારો હોય ને એને આપે પણ કે જો હું તમને ચારો આપું છું તમારો સમય બચે છે એટલી વાર મારી વાતો સાંભળો અને વાતો કરવા સત્સંગ કરાવવાનું કેવું તાન બોલો આપડે એટલું નજો આપે ગાંઠનો સમય આપે અને વાતો કરે અને ગામમાં એક લક્ષ્મીદાસ કરીને આગેવાન માણસ એ સત્સંગ વિરોધી અને પરો આ કલ્યાણભાઈ સત્સંગ કરાવે ને એનો ભારે દ્વેષ અને એનાથી હાથ ગાઉ છેટાઈ અને સ્વામિનારાયણ સત્સંગ વાત આવે અને લક્ષ્મીદાસ મુખી ગામનું પટેલ એટલે ગમે એમ બોલે એને છોટું એટલે જેમ તેમ બોલે ને આ બધું કરી રાખે કલ્યાણભાઈ આને જો સત્સંગ કરાવીએ તો સારું પર્સનાલિટી ડેવલપમેન્ટ આને કહેવાય કોન્ફિડન્સ આને મારે કરવો એટલે કરવો મૂંડવો એટલે મૂંડો પોઝિટિવ થિંકિંગ હા તમે એ અર્ધચેતન મનમાં તમે નાખી દો પ્રોગ્રામિંગ કરી દો પછી એને સૂચન આપી દીધો એટલે પછી ગ્રાસ કરી લે પછી એનો સૂચન આપે સ્વયં સૂચન ઓટો સજેશન આ બધું કરી રાખે આપડે એને કરવા હા અને પછી એમાં ઈ ક્યુ જોઈ ને આઈ ક્યુ જોઈ એટલે રિલેશન ક્વોન સંબંધોની જાળવણી એનો બધા ક્વોસન્ટ જોઈને છેલ્લે પાછું એસ ક્યુ જોઈએ એટલે સ્પિરિચ્યુઅલ ક્વોસન્ટ બધા કેટલા જાત જાતના જાતના જ્યાં છે પણ એ બધું સત્સંગમાં હોય છે એટલે કલ્યાણભાઈ એમ કે મારે આ લક્ષ્મીદાસ સત્સંગ કરાવો છે પણ પડખે જ ના આવે પણ એક વાર એને બીજા ત્રીજા દ્વારા જરા કેવડાયું એની પાસે પોતાનું ખેતર હતું ને એ લક્ષ્મીદાસભાઈ કલ્યાણભાઈ છે ને ખેતર આપી દેવું છે પણ વિચારે છે વાત કરી લઈએ એટલે કલ્યાણભાઈ ને કલ્યાણભાઈ શું કહો છો તમે વેચો હા મેં નક્કી કર્યું છે બીજા મોંઘા ભાવે મારું ખેતર લેવા તૈયાર છે પણ તમે ગામના મુખી આગેવાન સજ્જન આમ સજ્જન તો સજ્જનતાથી વર્તા જ નહોતા પણ વખાણ કરવું પડે અમે તમને આપીએ તો વધારે સારું પડે તમે આગેવાન કેવા ભલા માણસ છો એટલે તમે રાખો શું ભાવ અરે તમારે જે દેવું હોય ન દેવું તો કઈ નઈ પડે તમને દીધું અને જમીન તો સોનાનો ટુકડો કોણ મૂકે એટલે કલ્યાણ એને જમીન આપી એટલે છે જે લઈ લીધી પણ ભાવ થયો મળો હું આટલો દ્વેષ કરું તો એ દ્વેષ કરતો નથી સોરી કહેવાય એટલે સત્સંગ પડી દે છે કલ્યાણભાઈ બીજો પાછો નાખ્યો કે મારા ખેતરમાં મેં શેરડી વાવી છે પણ હવે એને થોડી ઉછેરવીને કામ કરું ને એમાં બધું મારે થોડી માથાકૂટ થાય એટલે આપણે ભાગ રાખીએ જમીન મારી મેનજ મારી થોડું ઘણું તમારે પોષણ પડે એમ હેલ્પ કરવાની બાકી જે ભાગ આવે એમાં પચા પચા ટાક તમારો મારે ના પણ મારે તમારે સંબંધ નથી રાખવા જવાથી તો એના ઘરના ને ખબર પડી ગઈ કોના લક્ષ્મીદાસ પટેલ ના એટલે એને ગગલાવ્યા ત્યાં કોઈ નું હાલે નહી કેમ લાગે છે એટલે પછી એને કલે આટલું બધું આમ તમને સામે તમને શું એનો લેતા નથી જરૂર તો છે એક જ ગોળ પાક આવી જાય તો બધો ખર્ચો નીકળી જાય તમને એમાં શું વાંધો આવે છે જૈન બે ખર્ચો દેવાનો હોય તો વાત કરતા નથી તે જાઉં હું આવું ભેળક ના ના ના તું અરે હું જઈ આવું છું અને કલ્યાણભાઈ મળવા માટે લક્ષ્મીદાસભાઈ આવ્યા बैठा बात करते खेतर राख्यतकू कर आटो फेरो मार आए पल्याण भाई पाचल फरी न भगवान सहजानंद स्वामी प्रदाप ऐश्वर्य भगवत्ता की बात करें ये गुरु गोणातीत्यानंद स्वामी गोपालनंद स्वामी बात करें आ अदुत संप्रदाय नी रीति नीति नी परम कल्याण नी करें बात करता करता लक्ष्मीदास ने थी गये कल्याण भाई किए थे बात खोटी नहीं बेसी बेसी सांभवा मई जाए અને પછી તો એવા રસ વાતો સાંભળે એમણે કીધું કલ્યાણભાઈ જુનાગઢ લઈ જાવી કર્યા આવા ખેતર પાછા પછી એને ધ્યાન શીખ વાત કરવી છે અને નકશીખ થી મૂર્તિનું જે વર્ણન છે ને એ કલ્યાણભાઈ લક્ષ્મીદાસભાઈ શીખવે અને પછી લક્ષ્મીદાસ પોતાના ખેતર કે ઘેર બેઠા બેઠા ભગવાન સ્વામિનારાયણ ધ્યાન કરે આ મૂર્તિનું એટલે પછી ધ્યાન કરે એમાં એક ધ્યાન કરે છે રાતનો ગજર ભાંગ્યો છે બાર ઉપર એક વાગ્યાનો ટાણુ છે ધ્યાન કરતાને એમ એકદમ અજવાળું થયું જ્યાં સામે જુએ ત્યારે સહજાનંદ સ્વામી છગલાવાળી પાગ ચાખડીયા ચડેલા હાથમાં ચડી સુંદર મજાના શ્વેત સુંદર વસ્ત્રો મંદ મંદ હશે કલ્યાણ લક્ષ્મીદાસભાઈ ચરણમાં પડી દંડોતમ અરે મહારાજ બહુ દયા કરી આપે મને દર્શન આપ્યા તો કે હું દર્શન એટલા માટે આપ્યો છું કે લક્ષ્મીદાસ તમે ધ્યાન તો કરો છો પણ આ ડાબા કાનમાં તિલ છે એનું ધ્યાન કેમ નથી કરતા જુઓ જ્યાં છે ને એમ કઈ મહારાજાને પોતાના ડાબો કાન અને ડાબા કાનમાં રહેલું તિલ બતાવ્યું જો છે ને એનું ધ્યાન કેમ નથી કરતા લક્ષ્મીદાસભાઈ કે મહારાજ મેં તો આપનું દર્શન કરેલું નહીં એટલે મને તો કલ્યાણભાઈ શીખ્યું નથી તો મને તો કેમ ખબર પડે તો કે તમે કલ્યાણભાઈ કેજો કે તમે આ કેમ ભૂલી ગયા છો આટલું કહીને મહારાજ દ્રશ્ય થઈ ગયા એટલે કોણ કે છે કે આપણે ભજન કરીએ ધ્યાન કરીએ કીર્તન કરીએ સેવા કરીએ સદભાવ રાખીએ એ ભગવાન નોટિસ નથી કરતા ધ્યાન નથી રાખતા આપણે એનું ધ્યાન કરીએ અને એ આપણું ધ્યાન રાખીએ एल भगवानी मूर्ति एनु नक है ध्यान करवाड़े सुखकंद है सहजानंद स्वामी नाम ज सहजानंद सहज सहजनंदे एवं आ मूर्ति कल्याणकारी आनंदमय मूर्ति निष्कूलानंद स्वामी आहलू चेप्टर जो लिखे चे, नाथ निरीक्षा है यम लगभग आखी मूर्ति आपने जो कहवाये एवं रीते लाइने अपने वर्णन करूं पर मूर्ति हमें आप जितु चिंतन करिए ભજન કરે એટલું કામનું નહીતર સંપદો નૈવ સંપદ વિપદો નપરણ વિષ્ણુ સંપદ નારાયણ સ્મૃતિ એટલું જ યાદ રાખવાનું છે ભગવાન ભૂલ્યા એટલી જ આપણી બધી વિપત્તિ છે અને જેટલા ભગવાન સંભાળ્યા એ જ ખરી મૂડી એ જ આપણી સંપત્તિ અને એ જ આપણું સાચા માં સુખ ભગવાન સ્વામિનારાયણ શ્રી હરિ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ જે કાંઈ સાંભળ્યું છે એ પ્રમાણે આપણને સૌને થોડું ધ્યાન ભજન સ્મરણ કરવાનું એ બળ આપે અને એની મૂર્તિમાં આપણને અપાર હેત થાય એવી કરુણા વરસાવે એવી પ્રાર્થના સાથે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ સહજાનંદ સ્વામી મહા